આજે પણ આપણે ગરડા પ્રથમ પ્રકરણનું એકોતેર અને બોતેરમું વચનામૃત એમાં જે અધૂરા બાકી રહેલા પ્રશ્નો છે આજે લેવાના અને એટલા જ પ્રશ્નો આપણે વાંચ્યા છે જે બાકી છે આગલી સભામાં એટલે કે ગઈ સભામાં આપણે આ એકોતેર અને બોતેરના વચનામૃત ઉપર જે ચર્ચા જે વાતો લીધેલી ज्यादा छोड़ू त्या ले तो ये बात ये कि मुक्तानंद स्वामी श्रीजी महाराज ने पूछू के महाराज काल ने दिवस ते दादा खाचर आग बहु रूढ़ी बात करी ये बात अमार सब ने साबल बहु इच्छा है तर श्रीजी महाराजे कहू के जैसे भगवान भक्त ने जे भगवान भक्त ने भगवान निश्चय महात्म सहित होने सतन ने सत्संगीन महात्मय घणु जाणत हो, हो भक्तन जो कर्म कठन हो काल कठन हो तो भक्त ने एवं भक्ति ना अतिशय बड़ है कि काल ने कर्म ये मड़ी ने भूडू करता भगवान ने भगवान सत ने विषय जो निष्ठा में कई फेर हो तो भगवान रूढ़ू करने तो रूड़ू थत नहीं बात चालती है थी आगला प्रवचन भगवान ने विषय निष्ठा ये निष्ठा में त्रम बाबत साम जाए कहेलू एक के भगवान सदा सर्वदा साकार छे। ये साकार उपासना नी भगवान अवतार स्वरूपों ने विषय भगवानी मूर्ति ने विषय प्रत्यक्ष भावनी दिव्य भावनी ये एक बाबत बीजी बाबत के भगवान चरित्र क्या कोई अवड़ो विचार न आ दुर्भाव ना कुभाव न आ शंका नगवान थी आम करता हगवान सर्वे चरित्र दिव्य लगे कल्याणकारी लगे तरह समझा निष्ठा भगवान स्वरूप है तीजी बाबत ये कि भगवान सर्व करता हरता है काल छे, ये मायाज करू सर्वे थाई छे, थाय हूँ एनो छु छे, आवी जे जृढ़ समझण निष्ठा तरक्त ने भगवान ने विषय पाकी निष्ठा गणाय त्री जी बे बाबत अपने आग कही दी थी आज तीज बाबत बाकी जे अपने आगे छोड़ी थी ये भगवान सर्व करता हरता छे। मारा छे, है मारा इष्टदेव है सर्वे थे ये सीवाय पी ए मन कहीं पतिव्रता जेम डोले नही कि मने अँ थी सुख मिली जैसे अँ थी सुख मिली जैसे ये आशरा में कई फर्क पड़े नहीं तो ये निष्ठा पाकी छे, पाकीा ना अर्थ पे समझाता कि निष्ठा संस्कृत में अर्थ एवं थायष्ठा एट मरी जाऊ એટલે સંસ્કૃતમાં એવું કહેવાય છે નિષ્ઠા ગતાહ એટલે વયોગ્ય મરેલો માણસ પછી હલે ચલે વિચારે પ્રતિભાવ પ્રતિક્રિયા કઈ આપે બસ એવું મરું પણ મૂકવું નહીં એવી જ પકડ સમજણ સાથેની જ્ઞાન સાથેની બાકી તો અવળું પકડાય જાય ને પછી હું મૂકવું જ નહીં जो जरूर निष्ठाए समझी मूकव नहीं सुख दुखना प्रसंग आए तेरेज कसोटी है निष्ठा जिंदगी मरपल कसोटी है આપણે દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખ છે એ જ એક્ઝામિનેશન છે એક્ઝામ છે પરીક્ષા છે ઘરે પાકી છે બહુ દુઃખ પડે ત્યારે મારા ભગવાનનું જ કર્યું થાય છે સર્વ કરતા હર્તા એ છે એવી ધીરજ ક્યાં સુધી રે પછી મળે વિચારો કાંઈક દગવા એ માળું एटू एट कर आम के एक प्रसंग बहुत एक बड़दगाडा मीकर बैठा है बढ़दगाडू चालू जाए દીકરાની ઉંમર તેર ચૌદ વર્ષની છે જ્ઞાતીય ચારણ છે બપોરનો સમય છે બેટા એ આ ગઢડા દાદા આવ્યું ને અહિયાં એમ કેવાય છે કે ભગવાન સ્વામી નારાયણ સાક્ષાત ભગવાન છે તો આપણે શું દર્શને જોઈશું હા માં જઈએ માં દીકરો આવ્યા પેલાના જમાનામાં તો પેરવેશ ઉપર ખબર પડી જતી ને કે આ જ્ઞાતિ કોણ છે હવે તો કઈ ઓળખાતું નથી ભાઈ ભાઈ ભાઈ એ નથી ઓળખાતું જ્ઞાતિ ની ક્યાં વાત છે નારાજી બિચારા આવ્યા હતા અમદાવાદની મુલાકાતે જવું છે અમદાવાદ નું આ બધું જોઈને નારાજગી ગુંચવાઈ ગયા એટલે ક્યાંક એડ્રેસ તો યાદ હશે એટલે રસ્તો જડે નહિ એટલે પૂછું એ ભાઈ આ સેટેલાઇટ ક્યાં આવ્યું નારા બીજા નીકળ્યું એટલે એને પૂછ્યું બેન આ સેટેલાઈટ નો વિસ્તાર ક્યાં એવા તબુરો તોડી નાખી જો હું બેન ના ભાઈ છું નારદજી પડતી નથી એ અમદાવાદ મૂકીને ગયા ઈ ગયા તે દિન ઘડીને આજનો એટલે જ્ઞાતિ ઓળખાય ને એટલે હવે તો નથી ઓળખાતું એટલે ત્યારે ઓળખાઈ જતું એટલે તરત જ ચારણ આવ્યા છે દરબારો ચારણ ને બહુ માન આપે બેન ને જોયા દીકરાને જોયા જીવબાન લાડુબાની મહારાજ દાદાના દરબાર લીમડાની નીચે સરસ મજાના ઢોલિયા પર બેઠા છે હાથમાં ગુલાબનું ફૂલ છે ઝુંગે છે ઉનાળાનો સમય છે સરસ મજાના સંતો બધા ભક્તો બેઠા છે દૂર થોડી બેનો મર્યાદાથી બેઠી છે દિવ્ય સભા છે પેલી વાર આવી શાંતિનો અનુભવ થયો બહેનને જોઈને જીવબાન લાડુબા તરત જ ચારણ જોઈને આદર સત્કાર કર્યો ચાકડો પાથરી આપ્યો બેસાડ્યા બેસો બેસો દીકરાને કીધું કે જાઓ તમે ત્યાં પ્રભુ છે ને પ્રણામ કરી આવો ચરણે અડી લેજો હ જાઓ માથું મૂકી દેજો થોડું ભલામણ કરી દે આ લાભ તો મળવાનો હોય નઈ તેર ચૌદ ની વર્ષની ઉમર આવીને છોકરાએ કીધું એ પ્રમાણે બેનો એ જઈને મહારાજ બે ચરણ તો આમ નીચે લટકતા હતા જઈને માથું મૂકી દેધું પગ પકડી લીધા મહારાજ કે રાખો રાખો દીકરા શું નામ છે મારું નામ બનાભાઈ એમ જ્ઞાતીય ચારણ હા મહારાજ ચારણ શાખે કેવા રત્નું રત્નું બ્રહ્માનંદ સામે બેઠા હતા મહારાજ કે બ્રહ્માન સાહેબ આ તો તમારા આવ્યા હવે મહારાજ એ તો હું ભૂલી ગયો છું ના ના આ તમારા કેવાય અમે હવે તમે સંભાળો મહારાજ હું શું સંભાળો ના ના સંભાળો તમે જાઓ છે બધાની વચ્ચે અમે બેઠા જૂનું કોઈ મને સંભારો આ ફલાણા ગામના જનફલાણા નામ છે તો આપણને એમ થાય મૂંઝવણ થાય ને થોડીક પેલા તો ચારણ ની ભાષા બ્રહ્માનંદ સાહેબ તરત બોલવા માંડ્યા મહારાજનો એવો ભાવ હતો એટલે પછી સ્વીકારી લીધું બ્રહ્માનંદ સામે ને એ સારામાં સમજતા ભગવાનની ગાદી ઉપર બેસું તો એ બેસી જાય મહારાજ ઘડી બેસો થઈ જાઓ ભગવાન હું નીચે બેસું તો એમ બેસી જાય એ સમજે સખા હતા એટલે બના ભાઈ માથે હાથ ફેરી કેવી પ્રૌઢ બ્રહ્માનંદ સામેની કાયા અને ચારણ તો હતા જ જ્ઞાતિથી જન્મ ચારણ ભાષામાં વાત કરવા માંડ્યા ડોલા હેત તરત થઈ ગયો ભાષાનું હેતુ હોય છે ને આપડે અમેરિકન બધી આટા મારતા હોય ત્યાં કોઈ ગુજરાતી મળી જાય કેવી લહેર પડી જાય અરે આપણા દેશનું દેશી કૂતરું મળી જાય તો આનંદ આનંદ થઈ જાય કારણ કે આ દેશનું ખભુરિયું ત્યાં ક્યાંથી એ તો જે ગયા હોય ને મૂંઝાણા હોય એને ખબર પડે એટલે બ્રહ્માનંદ સાહેબ હાથ ફેરવતા જાય ને સમજાવતા જાય જો આ છે ને સામે બેઠા એ સામાન્ય નથી ભગવાન છે આપણો ભાગ્ય કે આપડો જન્મ થયો મળ્યા તમે અચાનક અહીંયા આવી ગયા છો હવે એના આશરો કરીને સત્સંગી થઈને એમના ભગત થઈ જવાનું એ થોડી જે બ્રહ્માનંદ સાહેબ મીઠી ભાષામાં ચારણ ભાષામાં વાત કરીને એટલે મનાય એનું મનાય જ્ઞાતિ જ્ઞાતિનું મનાય કે અમારું ખોટું ન કરે જાઓ મહારાજને જૈન કીધું મહારાજ મને તમારો ભગત બનાવો મહારાજ કે તમે બાને પૂછી આવો વિવેક જુઓ આવ્યો એને મુંડી નહી નાખવાનો જાઓ બાને પૂછી આવો અને દોડતા ગયા બાની પાસે જઈને કીધું બા હું મહારાજ નું ભગત થીવ વાકે ઓ તારા ભાઈ જ છે છોકરા જાઓ જાઓ કંઠી પહેરી લો હરિભગત થઈ જાઉં એટલે ભાઈએ પૂછ્યું કે પછી થઈએ પણ અમારે કરવાનું શું હોય કઈક થોડી ચોખવાઈટ કરો નહીં પછી અમારા મૂંઝવણ થાય તો કઈ કરવાનું આપણે આવા વર્તમાનો હોય છે પાડવાના નહીં અખાજ ખાવું નહીં દારૂ પીવો નહીં પવિત્ર રહેવાનું મન બગાડવું નહીં શુદ્ધ રહેવાનું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જપ કરવાનું બસ હા તો એ તો અમે કઈક કરતા નથી અમે શુદ્ધ થઈ બસ તો બીજું કઈ નવું કરવાનું નથી સારું સારું જાઓ દીકરા થઈ જાઓ હું મહારાજ પાસે જઈ અને કંઠી પહેરી ગયા મહારાજ પાસે મહારાજ મને કંઠી પહેરાવો મહારાજ કે ના બ્રહ્માન સાહેબ તમે પહેરાવો જાવ એમની પાસે જઈને પહેરવો અરે મહારાજ તમે પહેરાવો નહીં તમને કીધું ને તમારે જ સંભાળવાના બ્રહ્માનંદ સામે કંઠી પહેરાવી વર્તમાન ધારણ કરાવ્યા શ્રીજીને ચર માથું લઈને પોતાના હાથે ટેકવી શ્રીજી મહારાજે માથે હાથ મૂક્યો છોકરા ખુશ થઈ ગયા મહારાજ પણ સરળતા આ પરિવાર ની જોઈને બહુ રાજી થયા એ જ વખતે મૂળજી બ્રહ્મચારી ઉનાળો સમય ને તો સરસ મજાની એવી કેસર કેરી પાકેલી રસદાર એ ત્રાસ ભરીને મહારાજની પાસે મૂક્યો અને મહારાજ એમાંથી એક કેરી લઈ અને બનાભાઈ ને કે લો બના લ્યો લો પ્રસાદ એ પ્રસાદ લઈ લીધો એક તો ભૂખ્યા તો થયા જ બપોરના ટાણું હતું છોકરું છે એ તો આપણને કેરી આપે તો ગમે લ્યો લઈ લીધી ત્યાં મહારાજ પાછી બીજી લઈ લ્યો લ્યો પ્રસાદ હા મહારાજ એક નાના લ્યો લેવાય બીજી લઈ લીધી એમ થયું ચાલો એક હું ખાઈશ એક બાર બારી બાજ ત્રીજી લીધી લ્યો પ્રસાદ ના મહારાજ હવે નહીં હવે બહુ થઈ ગયો મહારાજ કે નાના લો લેવાય લેવાય લ્યો બ્રહ્માનંદ સંગે લઈ લો વાંધો નહીં શર્મા લઈ લો એટલે વળી ત્રીજી લીધું મહારાજ પાછી ચોથી કેરી લ્યો પ્રસાદ લ્યો ના ના બહુ થઈ ગયો તો હાથમાં હમાતી નથી બ્રહ્માન સાહેબ કે લઈ લો લઈ લો લેવાય લઈ લો લેવાય ચોથી કેરી લીધી પાંચમી મારી કેરી મહારાજ લ્યો લ્યો કેરી લ્યો ના મહારાજ હવે તો હમાતી નથી હમાતી નથી બ્રહ્માન સાહેબ કંઈ બોલ્યા નહીં એટલે છોકરાએ કંઈ બોલ્યા નહીં રાખી દીધું મહારાજ કે હારું લ્યો રાખો ચાર કેરી લીધી ને ચાર પેઢી હું સત્સંગ્રેસે જાઓ પ્રસાદનો આજ મહિમા છે આપણે તો સ્વાદ જોઈને લઈએ છીએ આપણને આમની જેમ ક્યાં ચાર પાંચ વાળ ક્યાં પૂરું થાય છે એક દઈએ તો કે હજી પરવાહે નથી ભોગ્યો પણ આપણે સત્સંગના ભાવથી નથી લેતા ને એટલે કઈ બુદ્ધિમાં ફરક પડતો નથી શ્રીજી મહારાજ કે બુઢો દાદલ એક ખાંડી અમારા હાથ હાકર ખાઈ ગયો છે પણ જરાય સુધી નહીં અત્યારે આપણે ઘણા બુઢાધાદલ બેઠા હોય ચાર પેડી સત્સંગ રે છે જા પછી તો જેમાં રહ્યા પછી ગયા બધું થોડા બધું એ બનાવભાઈ પછી બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજે સોંપ્યા હતા ને બ્રહ્માનંદ સ્વામી પાસે ચારણી સાહિત્ય અભ્યાસ કર્યો અને મૂળી રાજ્યના રાજકવિ થયા બનાવ એવા રાજ કવિ એમના દીકરા થયા ભીમજીભાઈ રત્નુ એ પણ મૂડીના રાજકવિ થયા અને એનું જીવન તો પછી ઋષિ જેવું એવી પવિત્રતા એવા એના આખા જીવનના આચાર અરે એકવાર પ્રસંગ એવો બન્યો કે જામનગરના વિભાજામને ત્યાં જોધપુરથી ફરતો ફરતો જોધપુર સ્ટેટનો એક રાજકવિ દ્વારિકા એ જવું ત્યાં જામનગર આવ્યા જામનગર છોટી કાશી કહેવાય તે વિભાજામની કચેરીમાં જઈને કીધું કે મારે કાવ્ય વિવાદ જોઈએ છે જેમ શાસ્ત્રાર્થ થાય ને એમાં સાહિત્યમાં કાવ્ય વિવાદ મારે જોયે છે છે કોઈ તમારે ત્યાં આવ્યો અને એ જોધપુરનો રાજકવિ તો ભાઈ બહુ એવો ને ખાખી જેવો એની સામે જેવા તેવાનું કામ નહીં જાત જાતમાં વાત વાતમાં તો એવી બધી કવિતા બિરદાવેલી બછાર બોલાવી જામ વિવાહ જામ તો જોઈ રહ્યા કે આને કોણ પહોંચે અમારા રાજમાં આવો કવિ છે નહીં કે આનું માથું તોડે એટલે દીવાનને વાત કરી કે શું કરીશું દીવાને બુદ્ધિવાળા જ રાજ ચલાવતા ને એમણે કીધું એમને કહ્યું દ્વારિકાની જાત્રા કરીને વળતા આવો ત્યારે આપણે કાવ્ય વિવાદ ગોઠવશું અત્યારે અત્યારે ક્યાંથી કરવું એટલે દ્વારિકાની યાત્રા એ મોકલ્યા પછી વિચાર કર્યો કે હવે આનું માથું ભાંગે ઓ કવિ લાવવો ક્યાંથી એમાં કોઈ કીધું કે તમારે જો આને પછાડવો હોય ને તો તમે મૂળીમાં ભીમજીભાઈ રત્નુ છે એને બોલાવો એ માથ્યા માથું ભાંગે પછી તાત્કાલિક માણસોને મોકલી ને વાત કરી વિવાજ આમે આ તો રજવાડું મોટું મૂળી તો ખોબા જ થાય અને એને આમ અરજ ગુજારી કે તમે ગમે તે રીતે પણ તમારા રાજ મોકલો અમારી આબરૂનો સવાલ છે એટલે વાત કરી ભાઈ તમારે ત્યાં જવાનું છે કે વાંધો નહી આવ્યા ભીમજીભાઈ એમાં દરમિયાન પેલા દ્વારિકાથી દાત્રા કરીને પણ આવી ગયા પછી ભર કચેરીમાં કાવ્ય વિવાદ થયો અને છંદો શી કવિ તની હોય ને વેદા એમાં ભીમજીભાઈ રત્ન એ પેલા જોધપુરના કવિને પછાડ્યો હરાયો જય જય કાર થઈ ગયો વિવાહ જામ ઉભા થઈને વિવાજ આમ ભીમજીભાઈ રત્નુને ભેટી પડ્યા એવા ખુશ થઈ ગયા ને સાત હજાર વીઘાની જમીનનું રાજવડ ગામ એમને ભેટમાં આપ્યું જાઓ ગિરાજ તરીકે ભગવો અને રિયો અને વિચારજો મારે અહીં રહેવું નથી વિવાજ આમને મોઢે કેવાય નહિ એ શરાબ નાન તેન બધું માનસન બધું બધું ચાલે એટલે આ ઋષિ જેવું ને મૂળીના રાજ ઠાકોર હતા એ પવિત્ર હતા એટલે ત્યાં ફાવતું હતું અહીંયા રેવાય કેમ એટલે મૂળી ઠાકોર વાત કરી કે મારે રહેવાની ઈચ્છા નથી અહીંયા એવું થાય અને પછી એમણે સમાચાર મોકલ્યા કે એમને બહુ જીવન પવિત્ર છે અને તમારે વ્યવહાર જે હોય તે તો શું થાય રહેવામાં તો કે હું એની પૂરી મર્યાદા રાખીશ એની હાજરીમાં શરાબને અડી છે નહીં પણ મારે રાજકવિ તરીકે ભીમજીભાઈ જોઈએ સારું રાખ્યા બહુ આદરથી રાખ્યા બહુ રહ્યા સરસ રીતે પછી તો એની મર્યાદા એની હાજરીમાં શરાબની મહેફિલ થાય નહીં શરાબ જામસેબ પીવે પણ નહીં એટલો આદર રાખ આ ઋષિ જેવા જીવન જુએ હવે રાજવડ આવીને પછી રહ્યા એટલે આમ તો રહેતા કાલાવાડ બાલમુકુદાસ સ્વામી કીધેલું તમે કાલાવાડ માં રહ્યો આ ગુણાતીતાનંદ સ્વામી નું બાળપણનું આ વીતેલું ગામ છે એટલે અહીંયા પ્રસાદીનું છે ત્યાં રહ્યા હવે રાજવડ માં ખોડિયાર માતા નું મંદિર અને અષાઢી બીજ આવે ત્યારે હાલારી વર્ષ બદલે આપણે જે કાર્તિક મહિના બદલે ને એમ ત્યારે હાલારી વર્ષ ત્યારે આપણે ચૈત્રી પંચાંગ આવે છે ને પેલા ચૈત્ર બદલું ક્યાંય અષાઢી બદલે એ બધી જુદી જુદી છે એટલે ત્યાં હલાર પંથક જામનગર ઈ બધો પંથકમાં અષાઢી બીજે નવું વર્ષ ત્યારે ગામના એ બધા ખોડિયાર માતા આગળ નૈવેદ જુહારે એટલે જે કામદાર હતો ને એમણે આવીને ભીમજીભાઈ કીધું કે હવે તમે ગામધણી છો એટલે તમે આગળ રહી અને માતાજીના નિવેદ કરવા માટે તમે આવતીકાલે આપણે અષાઢી બીજ છે તો નૈવેદ્યમાં પધારજો આગળ રહી તમે માતાજીને જુહાર કરજો તો કે કઈ વાંધો નહીં પણ કે શું કરવાનું એમાં તો કે બસ બે ઘેટા ચડાવવાના ભીમજી કે એ નહી થાય ચડાવું તમને ખબર નથી કે હું તો શુદ્ધપણે જીવનારો અહિંસા ધર્મ નો પૂજારી થાય નઈ સારું હારો કામદાર કઈ બાપુ તમે ના આવતો કઈ વાંધો નહીં ગામ નાઈ ની બધું પતાવી દે તો કે હું એ નહી ચડાવવા નો હવે તો નહીં કામદાર હલવાઈ ગયો ગામ મારું છે એ પાપ મને લાગે કામદાર કે શું કરશું ગામમાં જેન પટેલિયા વાત કરી કે ભાઈ આવું છે એ વધેરવા નહીં દે અરે નો વધેરીએ તો ખોડિયાર મારી નાખે કોઈ માન થાય કેમ ભૂરા બાપા હું કયો ભૂરા બાપા કે હા તો વાત હાસી હો ખોડિયાર આપણે મૂકે નઈ બે ઘેટા ચડાવવા પડે બાપુ નહી ચડાવવા દે હાલો સમજાવીએ પછી આગેવાનો બે પાંચ જણા આવી પાછા ભીમજીભાઈ કીધું કે ભાઈ તમે ગામ ધણી છો પણ અમારી એટલી અરજા રાખો તમે તમ તમારી રીતે વર્તો અમને કોઈ વાંધો નથી પણ ગામની સુખાકારી માટે અમારે ગામમાં રહેવું છે તમારે એકલાન થોડું રહેવું છે મારે ઘોડિયાર અમારે રક્ષક છે કુળદેવી છે અમારે વધેરવું પડે અમારી રીતે અમે કરી નાખશું ના એ નહીં થાય જો નૈવેદ્ય એ નહીં થાય તમે તમારે એમાં ડરો છું શો કામ તો કે ખોડિયાર કોપાયમાન થાય કોપાયમાન થાય શું થાય તો કે ધનો જ ઘટના થાય તો કે હું નૈવેદ્ય છું ને નડે મને નડે તમને શું છે અટકાવું છું હું તમે નિરાતે લેર કરો ને એ થાય જો તમે જુહારવા ના જ હોય તો તમે તમારે ચુરમાન લાડુ બનાવો લાપસી બનાવો શિરોપુરી કંસાર બનાવો આખા ગામને જમાડો જાવ મારા તરફથી આખા ગામને દ્વારા જમાડો એટલે કોઈ કીધું હશે ભાઈ એને સ્વીકાર્યું છે ને નડે એને નડે આપણને હું ખોડિયા નદી પગે લાગીને કહી દઉં નડો એને નડો અમને કઈ નહીં એને આપડે લાડવા કે આખા ગામ ને ખાવાનું મળ્યું મજા પડી ગઈ હાલો ને કઈ વાંધો નહીં ગામ ને દુવાડાઉ ખાધું વાત વાત માં દિવસો ગયા મહિનાઓ ગયા અને આસો મહિનો આવ્યો નોરતા બેઠા માતાજી ની મઢીએ ડાકલા વાગ્યા મા કાળીને કલ્યાણી હો જો ત્યાં જો ગયા નોરતા મંડાણા પેલું નોરતું બીજું નોરતું ત્રીજું નોરતું ચોથું નોરતું પાંચમું નોરતું અને આ ભીમજીભાઈ ને કલૈયા કુંવર જેવો દોઢ વર્ષ દીકરો હતો હાવ રમતો રમતો રમતો ભમતો હાવ તંદુરસ્ત નરવો કાચા ચીબડા જેવો તંદુરસ્ત ટપ દઈ ગયો ટપ દઈ ગયો ગામમાં કે ઉપાડી લીધો યો કરો ઉપાડી લીધો ગામ મેળ્યું બીવા બીજી આપડો નહીં ઉપાડે ને હું છોકરા ને ખોળામાંથી ઉપાડી જાય છોકરો ઘેટું દઈ દીધું હોત તો ભીમજીભાઈ જારા સામેદાન સિવાય કહેશો કહ્યું કઈ કર્યો થતું નથી તમે જાઓ તમ તમારે મરવાનું હોય તો મરી જાય કેવાય હશે ભાઈ એમને બે રાણી બે પત્ની મોટીનો દીકરો આવી રીતે ગયો બીજીને પણ નાનો દીકરો હતો બીજું વર્ષ આવ્યું અષાઢી ગામડ્યું આસો આવ્યો નોરતા મંડાયા પેલું બીજું ચોથું પાંચમું નોરતું બીજી રાણીનો આવ રમતો ભમતો દોઢ બે વર્ષ નો દીકરો ટપ દીયોગ ગામ ના ગયા લ્યો હવે તો માન આના કરતા ઘેટું સસ્તું ભીમજીભાઈ કે મારી પાસે કોઈ વાત કરશો નહી મારા સામે ધીરે ત્રીજું પાંચમે જ નોરતે ટપ દૈન્યો જાય એ જ સમયે કોને એમ ન થાય કે ખોડિયારમાં ઉપાડી જાય ચોથે વર્ષે ચોથો પાંચમે વર્ષે પાંચમો છઠ્ઠે વર્ષે છઠ્ઠો સાતમે વર્ષે સાતમો સાત સાત દીકરાઓ આમ ભયા ગામના હતા ને એને થઈ ગયું કે હા આમાં કઈ સમજવું જોઈ તો કે હું સમજવું કર્યું તો કે આપણે જામ સાહેબ વાત કરી ખોડિયાર એને થકવાડતા થકવાડતા આપણી બાજુ વર્ષ્યો તો નક્કી થાય છે આમ આમ કઈ હોય હાથ હાથ આમ આમ આના પાંચ મેં જે પાંચ ચાર વાગે જે હોય એ જ સમયે ટપ દઈ ને વ્યુ છે આ કઈ થોડોક અકસ્માત છે આ તો બધું કઈ નક્કી થયેલું છેડ નડતર એટલે આપણે જામ સાહેબ વાત કરી દેવી જોઈ પછી ઓલી જામ સાહેબ કે તમે એમને કીધું નહીં એટલે આગેવાનો છે જામ સાહેબ વાત કરી કે દરવાજા સાહેબ આવું થાય છે સમજતા નથી મુર્ખામી કરે છે ભીમજીભાઈ એટલે આ બધી માથાકુટ છે તમે થોડી નિવારો રસ્તો કાઢો બાપુ તમે આ વખતે તમે આવો અને તમે જુહારો આટલે અમારા ગામનું રખે વાળું થઈ જાય તમને ના પાડી શકશે નહીં તમે તો ગામ પંથકના રાજ છો એટલે તમે આવીને તો બધો વ્યવહાર હતો તમે માતાજીને જુહારો ભલે ભલે આપણે એ કરશું પટેલે ખુશ થાય મુછે તાવ દઈ ગમે પાછા આવ્યા આમને વિભાજા તરત રાજ બોલાવ્યા આવો ભીમજીભાઈ ભીમજીભાઈ આવ્યા બેઠા એને કઈ ખબર નહીં બેઠા બેઠા પછી વાતમાંથી વાત થઈ પછી પૂછ્યું ભીમજી ભાઈ કેમ છે બહુ સારું છે આને જરાય દુઃખ નહિ હો વિચાર કરો દુઃખ નહિ આ નિષ્ઠા વાત થાય છે કેમ છે બહુ સારું છે વાત વાતમાં તો ભગવાનની એક બે સ્તુતિઓ સંભળાવી દીધી જામજાબ ખુશ થઈ ગયા પણ પૂછું કવિરાજ હા દીકરા કેટલા મોટા માણસ છે ને કઈક મરમ વાત ઉપાડે સીધે સુધું કઈ બીજું કીએ નઈ હે કવિરા દીકરા કેટલા આને સમજીએ કે આમાં કંઈક મને બોલાવ્યો છે લોકો કે કંઈક કાળ ચાળી કરી છે હા અંદાદા દીકરા તો છે ને ભગવાનની માયાથી ભગવાન આપે ભગવાન લઈ દીકરા નથી આવતા એવું નથી અવતરે છે વયા જાય છે પણ એ બધું કોઈ બહુ કામનું નથી આપણે આપણું સંભાળીએ ભજન કરીએ ના ના ના એવું નહીં પણ જો સારું લ્યો તમારે જે હોય તે પણ આ વખતે અષાઢી બીજે હું આવીશ માતાજી ને દર્શન કે ભાઈ તમે ગણી છો મારે થોડી ના પડાય દર્શન પણ તમે દર્શન આવીને વ્યાજાતા હોય તો મને કઈ વાંધો નથી પણ તમે ત્યાં નેવેદ જુહારવાના એવું કઈ કરવાના છો તો આવ્યા હોય તો કરતા જઈને અષાઢી બીજ છે तो त्याद में जुहार कर सो तो के रीत प्रमाणे छे प्रमाण हाली आए रीत या ए प्रमाण गाम छे के, हुँ। हुँ देश। थे घेटा वेरे तो हूँ चढ़ाई दई भीमजी कई बापू तमने ना ऐ पड़ाई आओ प्रेम थी। लियो आ गाम पाछ लाइ लो गाम पाछ लाइ लियो पे ते घेटा पाड़ा वेरजो મને કોઈ વાંધો નથી રાજ પાછું લઈ લો ગામ પાછું લઈ લો પછી તમે તમારે આવો જુહારો તમે તમારે હું ત્યાંથી મારો સામાન ઉપાડીને વિવો જાવ તમારે જે કરવું એ કરો જામ સાહેબ કે ના ના ના ના ના મારે તમને કોચવવા નથી મૂળી ઠાકોરે મને વાત કરી છે તમ તમારે તમે રાજી ઉમ રહ્યો હું આવીશ જ નહીં હા તો હું જાઓ જાઓ ખુશી રાખી આવ્યા દિવસો ગયા હવે મોટા હતા ને એને એમ થઈ ગયું કે રામ સાહેબ દ્વારા જે થવાનું હતું એ થયું તો નહીં હવે બાઈ માણસમાં સ્વભાવ પછી દીકરામાં મોહર લાગ્યો કે કોઈ પણ હિસાબે કાંઈક વંશ રે આમ રે બહુ મમતા માનવ જીવ હોય એટલે એને કામદારને બોલાવ્યો જોજો હવે કામદારને બોલાય ને કામદારને કીધું કામદાર તારે કામ કરવાનું છે શું આ નૈવેદ્ય છે ને એ તું ચડાવી દે બે ઘેટા અને એના પૈસા કાપડિયા જે થાય ને એ હું તને વ્યવસ્થા કરાવી દઈશ પણ તું છે ને બે ઘેટા માતાજીને ચડાવી દે આપણે એ વગેરે આ કાંઈ રહીશીએ નહીં અને માતાજી નડે છે અને બે ઘેટા તું ચઢાવી દેજે એટલે કામદાર બિચારા નોકર ચાકર કે હા હા હું કરી નાખીશ તમને તમારે પૈસાની ચિંતા ના કરે પૈસા મારા લઈ આપણે પતાવી દઈજે બધું તું ભલે ભલે હા પાડી દીધી પણ પછી કામદાર મુંજાણ હોય કે નાળિયેર થોડા છે આખું ગામ જાણે ક્યાં જાય છે અને ત્યાં ચડાવ્યા પછી ઘેટું એનું ઓલા છાલા હોય તો આપડે ગમે વંટીયા ઘા કરી દઈએ આવડા મોટા થોબડા જેવા નાખવા ગયા અને એ બધું લોહી લોક્યું રીએ અને એ બાપુ ને ખબર પડે મારા છોડિયા પાડી નાખે ઘેટાને મને જોડાય પણ હવે ના કેમ પાડવી હાય પડતા પડાય જાવું ક્યાં બિચારે રાતે દિવસે ઊંઘ નો આવે ને ખાધે પીધે બિસાડો ગળવા માંડ્યો મારી નાખ્યા આવે તો મારે તો આમાં હું કરવું એક બાજુ ઓલાય મને આમ કીધું એક બાજુ બાપુ બીક લાગે બીજી બાજુ આમાં મૂંઝવણ કામદાર ને હે રહી પડાય ગઈ છે પણ એમ કે હાલો ને કઈક બે જણા ને અંદર ઓલું હતું ને એટલે એને કીધું બાપુ મારી કાંઈ વાંક નથી મારો ગનો કાંઈ નથી મને આવો વિચારે સપને ના આવે પણ મને મોટા રાણીએ કીધું કે તું બે ઘેટા ચડાવી દીધે હું હું કાવડિયા દઈ દે છે હવે ભીમજીભાઈ ને ખબર નહી પણ ઓ મનમાં ભય ને પાપ ને એટલે હવે ભીમજીભાઈ કે તને તારો એની જેને વાત વાળી લીધી ખબર હોય એમ હોશિયાર માણસ ને એટલે કીધું વાંધો નહીં મારે ચોખવાટ કરવી હતી એટલે તને બોલાવ્યો તું એમાં નથી ને ના ના ના મારે કાંઈ ભૂલ નથી જે છે ને રાણી વાંધો છે મને મને ભાઈ સાબ રાખો મારો મારો પરિવાર રખડી પડશે ના ના ના તારું રખડવા નથી દેવું તમને તો લેર કરી જા બીજું કામ આડોળું ભણાવી કામ તને જવા દી અને આને થઈ ગયું કહો આપણે સ્વામિનારાયણના આટલા એટલા વરસથી અને મારી સાથે રહીએ આટલો સત્સંગ અને મારા જ ઘરના એ ઉઠી અને ગામમાં કોઈ નોકરી એવું એ મને પાછો દગો અને આપણા ઈષ્ટને દગો દયા ભાઈ દાન નાના ભાઈએ તો એને બોલાવ્યો ને કે દેવીદાન તો કહે એ તારા મોટા ભાભીને કે પિયરમાં એનો ભાઈ બહુ માંદો છે એટલે વેલડું ગાડું તૈયાર છે એમાં બેસીને તાત્કાલિક એને મળવું હોય ને તો જાય અને તું મૂકી અને પછી આવતો રહી એટલે દેવીદાને જઈને કીધું કે સમાચાર આવે છે ને મોટાભાઈએ કીધું છે તો તમે જલ્દી તૈયાર થઈ જાવ ગાડું તૈયાર છે હું મૂકું આવું છું ભાઈ જલ્દી મોઢું જોવાય છે ભેડું થઈ જાય બહુ બીમાર બહુ છે એટલે બે એકદમ ઓઈલા થઈ ગયા પણ તરત એની દાસી હતી ગાંગુ એને કીધું તું જાને પૂછ કે કોણ ખબર લાવ્યું શું એવી બીમારી શું થઈ ગયું અચાનક આ આવડ કોણ લાવ્યું એટલે પૂછતી આવે એટલે આવી દાસી પૂછવા કે આમ કે છે તો કે એમાં ટાઈમ ના બગાડે સમય જાય છે નકામો જલ્દી ઉતાવળે થઈ તૈયાર થઈ જાય ને ગાડું ઉપાડી મૂકવું છે ધાસી દોડતી આવી ઉતાવળ કરવાનું કે છે બાકી અત્યારે સમય બગાડવાનો સમય નથી એકદમ તૈયાર થઈને બળદ ગાડા બેઠા પડદા અત્યારે મલાજો હતો ને પડદા પડી ગયા ગામને પાસે નીકળ્યા દેવીદાન ગાડું લીધું પણ ત્યાં ગામની કચેરી બહાર બંગલા હોય સરકારી કામકાજના એ બધી વ્યવસ્થા એટલે ત્યાંની સામે આમ બળદગાડું ઊભું રાખીને મળી દેવીદાર કીધું જાવ ને કયો ને પગે મળી જાય વાત કરી લઉં હું છે હું જાણી લો પછી નીકળી જાઉં એટલે દેવીદાર કીધું કે બોલાવે છે મારે એના સંબંધો પૂરા થઈ ગયા અરે અરા આ એને વિચાર આવ્યો સત્સંગી ઘરમાં અને મારા થઈ ને મને સામી નારાયણને દગો દેવીદાન એને કહી દે મને જીવે ત્યાં સુધી મોઢું ન દખાડે એટલું નહીં દેવીદાન તું ધ્યાન રાખજે તું મરી જાવ ને મારા મૃતક શરીર નહીં અડે નહીં એનું તું ધ્યાન રાખજે બાકી એને તું મૂકી મારે એવું પૂરું થયું કેટલી નિષ્ઠા ભારે રડતે અહીંયા વિદાય થઈ ગઈ આઠમું વરસ નવમું વરસ ચાલે છે જામનગર આવ્યા છે સવારનો પોર છે મંદિરમાં પૂજા કરે છે સવારની ત્યાં મહાપુરદાસ સ્વામી જુનાગઢના મહાજોગંદર જોગી થપાટ મારીને સમાધિ કરાવી દીધી એવા ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બેના એ ગુરુભાવથી એમણે જેનું સેવન કરેલું શિષ્ય ભાવે રહેલા અને બે ગુરુ સ્વીકારેલા એવા મહાપુરદાસ હવે એ ત્યાં બેઠા હતા એમાં કડિયો હરિભગતું એને વાત કરે કે આપણે વાડી છે ને મંદિરની ત્યાં મારા નાનકડી ડેરી કરી અને ઠાકોરજી બિરાજમાન કરવા છે સંતો ચાર વાગે નાવા દવા જાય તો ત્યાં બેસીને માનસિક પૂજા સુખ આવે એવું મારે આપડે કરવું છે તો તું સિંહાસન કરી દે અને તાર દીકરો નથી ને તો હું ભગવાન પ્રાર્થના કરીશ ભગવાન દીકરો દેશે અને કડિયો ઓહો બહુ રૂઢિ વાત કરી સામે તમે તો મારા દીકરો નથી ભગવાનને આશીર્વાદ આપશે અડધું ફાડું કેવાય સ્વામી કે જા પૂછ્યા ઘરે આવીને ઘરના ને વાત કરી કે સ્વામી આમ રાજી થઈ ગયા છે નાનકડું સિંહાસન કરવાનું છે ને સ્મી કે તાર દીકરો નથી ભગવાન ને પ્રાર્થના કરી ભગવાન તારી મનોકામના પૂરી કરશે ને તારી દીકરો થશે તો આપડે સિંહાજન કરી દઈએ સ્વામી કીધું છે સો રૂપિયા નો ખર્ચ થશે તે બઉ કેવાય ને સો રૂપિયાનો ખર્ચો થાય છે ઘરના કે પ્રકૃતિ વિચિત્ર સામી જાણતા હોય ને બધું અંતરિયા હોય એટલે એ કે સો રૂપિયાનો આવડો મોટો ખર્ચ હવે દીકરો થવાનો થઈ ગયો અને સામી જહ લઈ જાય અને કાંક કરી દઈએ અને દીકરો થાય જ નહીં તો આપડે થોડા સમય રૂપિયા લેવા પાછા જવા હશે એના કરતા સામી તમે એમ કયો કે પેલા દીકરો પછી તમે કયો સિંહાસન વેપારી બુદ્ધિ વાપરી બોલો પેલા દીકરો પછી સિંહાસન આપણે રાખવું નથી આવીને સામી સામી એમ કે પેલા દીકરો પછી સિંહ સામી એવા હજ્યા વાળા મૂરખ દીકરો તો વર્ષે દોઢ વર્ષે થાય મારે સિંહાજ તો હમણાં મારા વારાપર મારે કરીને પછી નીકળી જવું છે ત્યાં સુધી રાહ દીકરો જોઈએ છે આલે દીકરો આલે સામે હસી કરી પેલો કડીયો પછી ઘરમાં કઈ હાલ્યું નહીં પણ ભીમજીભાઈ સાંભળે કે સામે સિંહાસન કરાવવું છે દીકરા કોઈ લાલ નહીં પણ કે બાળક કર્યું નહીં પૂજા જલ્દી જલ્દી પૂરી કરીને ગામમાં દીવાન ઓળખે એની પાસે જઈને મગનભાઈ દિવાન જઈને કીધું મગનભાઈ બસો ને આપો એટલે રાજકવિને તરત ગણી નાખી દીધા એ થેલી લઈને આવીને સામે પગમાં પડીને લ્યો મા હા તમારે સિંહાજન કરવું છે ને આ કરજો આ પૈસા અરે અરે અરે ભીમજી પણ તું હા હા કરો સામી તમારે તમ તમારે કરો કેટલા છે બસો રૂપિયા છે મારે તો સો જ જોઈએ છે તો કે સારામાં સારું કરો તમે તમારે બસો રૂપિયા રાખીને સારામાં સારું કરાવો ત્યાં બાજુ માંથી બોલ્યો સામી આ ન નથી હો એટલે ભીમ એટલે ભીમજી ભાઈ કે માવા દીકરા નથી થતા એવું નથી પણ આવી છે થાય છે આખી થોડી ટૂંકમાં કથા કરી છે હું કઈ વાંધો નથી શ્રીજી હરિ થાય હલવા દે તું હાલે બાકી એની ઈચ્છા વગર કોઈ ઉપાડી ન શકે એની ચોકી હોય તો શું થાય અને હશે પણ આવું થાય છે પાંચ મેં વાગે ટપોટપ સાત છોકરાઓ ગયા છે સ્વામી કે આલે સો રૂપિયાનો એક ને બસો રૂપિયાના બે સો રૂપિયા નો એક બસો રૂપિયાના બે દીકરા માથો મારો જન્મ થાય મને વાવડ દેજે પછી હું ગામડા ફરતો ફરતો ગમે ત્યારે આવીને કંટી પહેરી વર્તમાન પહેરાવીને લેર કરે તમ તમારે જા મજા કરેમજી ભાઈને થઈ ગયો ખુશ થઈ ગયો પછી તો એને હું કેવા સમય વળોટતા એને ત્યાં હે સરસ મજાના દીકરાનો જન્મ થયો એ નાની રાણી હતા એના દીકરાનો જન્મ સ્વામીને ખબર આપ્યા સ્વામી કે હું આવીશ ફરતા ફરતા છ આઠ મહિના સ્વામી પાછા આવ્યા છોકરાને કંઠી પહેરાવી સ્વામી નામ શું પાડીશ એમ કીધેલું એટલે કે હવે આમનું નામ પાડવું શું આવે તો કે પાછળ દાન આવે તો કે સારું ભગવાન માવજી છે એને આપ્યો છે આનું નામ માવદાન રાખો એ માવદાન કવિ માવદાન રાખો પછી સામી આ માળા એને પેટે અડાડી તે છોકરું નાનું છ આઠ મહિના માળા પકડી લીધી તે છોડે નહી છોડા રડવા માંડ્યું એટલે સામી કે સારું લે રાખ મોટો થઈને ફેરવજી એ માળા એને હતી ત્રણ વર્ષ પછી બીજા દીકરાનો જન્મ થયો એને સ્વામી પછી વર્તમાન ધરામ પાડ્યું એનું નામ ચતુર્દાન પાડ્યું માવદાનજી ભાઈ બાણું વર્ષ જીવ્યા કવિરાજ એ પણ જામનગરના રાજકવિ અને આપણે બધા સો સો વર્ષોના વાનારે વાઈ ગયા અને આજે કળયુગમાં વર્ચા ને સરસ મજા મેં શાસ્ત્રીજી મારા આપડે ગુરુદેવ છે એમની પાસે આવતા મેં એક દર્શન કર્યા છે મોટો સાફો અને એ જે બ્રહ્માનંદ સ્વામીના છંદ બોલતા હતા એ મેં સાંભળેલા હજી મને પડઘા કાનમાં ગુંજ એવા પડછંદ આવાથી એ રાજકવિ માવદાનજી સરસ છંદ છો બોલતા હતા બ્રહ્માનંદ સ્વામીના એ મને એકવાર એમના દર્શન થયેલા એ બાણું વર્ષ ઉંમર વ્રત થયા ખાટલે સુતા મહાપુરદાસ સામે આપેલી માળા આખી જિંદગી ફેરવી એ માળા ફેરવતા હતા છ મણકા બાકી હતા અને બાજુમાં નવીનદાન નવીનભાઈ કવિ નવીનદાન ભાઈ બેઠા હતા એને કીધું લે નવીન દાન મણકા બાકી હતા લે મારો બાપ સ્વામિનારાયણ આવ્યા છે લે જય સ્વામિનારાયણ હું જાઉં છું એમ કઈને રાજ કહ્યું માઉદાનજીભાઈ શ્રીજી મહારાજ ના ધામ ને આટલું આટલું થાય તો એમ થતું નથી કે આમ કેમ થાય છે બાકી તો સેજ ક્યાંક જરીક દેખાય જાય ને તો તરત માણસ થઈ જાય ને આવું થાય છે તોય નથી માનતા બાકીને જો ને ત્યાં માતાજી હે માતાજી આગળ હું માથે ઓઢીને ધૂળ નાખું તો આમ દસ જણા આવીને પગે મળેલા ખરેખર માતા જવા એક જણા ઘરના ધૂણે જો મને વાત વચને યાદ આવી ગઈ દાણા જોડે વસોલ વધુ એકી બેકી દાણા જોડે ના મળે બધીર્વાદ આપે ના બધો અને આ એનો ધણી એને આ ગમે નહીં કારણ કે ઓળખી આને માતાજી હોય આ પાણી નથી લેતું આને હોય માતાજી આને હું ઓળખું ગોચર ને અને પણ હવે આ કોણ જાને કામ નથી કરવું એટલે ડોળ કરે છે અને આખા ગામમાં ફેમસ થાય ગામના બધા હકાબાઈ પગમાં પગે પડે આ ગામમાં વારે વારે આવું થાય ને ધૂણે આખું ગામ ઉખડે તે આ બધા પગે લાગે ને લાગે ને તે કરે કેટલું કરે પછી ધણી બિચાર શું કરે એ તો થોડો પગે લાગે એટલે એ લાકડી લઈને પછી વ્યવસ્થા મારીએ હલો અમારે ઘરે ધૂણતું નથી તો અમે હું કામ નહીં તારે ઘરે ધૂણે છે તારે ત્યાં આવીએ એમાં બે પાંચ જણા એવા હોય ને તમે લાગો પગે બોલ્યો કે મારે ન લગાય એના આમ તો ઘરવાળા ને હું કશું માનતો નથી આવું કઈ હોય જ નહીં અરે તમે કામ થઈ જ નારા નથી તમે જે કરવું કરો પણ બે પાંચ જણા લાગ્યા લાગ પગે લાગો ઈ એના ઘરના સાંભળી ગયા કે આને પગે લાગો ને કે નથી લાગતો આને ધોઈ મારી લાગ્યો હું એને ઓળખું જોઈ લઈશ પછી તમે પગે લાગી લો એટલે બિચારો જઈને પગ માં પીડ્યો પગ માં પીડ્યો ને એટલે માતાજી કે જોઈ હમ માગી લે આ કે માગી લઉં તો કે છૂટાછેડા આપી દોલું ફરતા નહી એને આપણે સલામ કરવી પડે ને ઘરમાં ઉ થાય છે તો નમતો નથી હો એટલે આ જે બધું છે બધી નિષ્ઠા પાકી રાખવી બહુ કઠણ છે એક આવી નિષ્ઠા હોય ત્રણ બાબતો પછી કીધું મહાત્મય નિશ્ચય હોય આપણે નિષ્ઠા નિષ્ઠા બોલીએ છીએ પણ ઘણું બધું તપાસવા જેવું છે મહાત્માય સહિત જયારે નિશ્ચય હોય ભગવાનનો મહિમા સહિત અને એ લોયાના ત્રીજા વચના વર્ત મહારાજે કીધું છે જેને મહાત્માય સહિત ભગવાનનો નિશ્ચય હોય એને ભગવાનને અર્થે સંતને અર્થે શું ન થાય એમ શું ના થાય કુળ નો ત્યાગ કરે કુટુંબ ત્યાગ કરે રાજનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રી પુરુષનો ત્યાગ કરે પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે શું ના થાય એમ કરી કરી મહારાજે બધા ભક્તોના નામ લઈને એની વાતો કહીર સામત પટેલ ગઢા મહારાજ દર્શને આવેલા મહારાજ પાસે બેઠા છે મહારાજ ખાલી એટલું પૂછ્યું ભગત વ્યવહાર કેમ છે હા મહારાજ વ્યવહાર સારું છે થોડી પછી વળી બીજી વાતો થાય વળી પૂછ્યું ભગત વ્યવહાર કેમ છે હા મહારાજ આમ તો સારું છે આમ બે ત્રણ વાર પૂછ્યું ને એટલે ભગત ને મનમાં થયું મહારાજ કઈ કહેવું છે પણ મને ચોખ્ખું કઈ કહેતા નથી એટલે કોઈ જઈને પૂછ્યું કેમ મને મહારાજ વારંવાર પૂછે વ્યવહાર કેમ છે વ્યવહાર કેમ છે તો કે આ ગોપીનાથજી મહારાજ મંદિર થાય છે કડિયાના પગાર ચડ્યા છે એટલે કઈ પૈસા જરૂર હોય એટલે કેતા ભગવાન લક્ષ્મીપતિ સિદ્ધાંત ઉપડ્યા હો સામત પટેલ પોતાના ગામ ખેતી વેચી નાખી બળદ વેચી નાખ્યા હાથી વેચી નાખ્યા બળદગાડું વેચી નાખ્યું બધું વેચી રેવાનું એક મકાન રાખ્યું અને સાડા ચાર રૂપિયા એ વખત જમાનામાં લાવીને કોથળીઓ ભરીને મહારાજ પાસે આવીને મૂક્યા લેવો મહારાજ આ ગોપીનાથજી મહારાજ ના મંદિર મહારાજ કે હા હા આટલા બધા આ તમે ક્યાંથી લાવ્યા મહારાજ અમારે ત્યાં હોય ના ના ના સાચું બોલો એવી રીતે તમારો વ્યવહાર એવો નથી કે તમે સાડા ચાર રૂપિયા આમ લાવો ભગતે વાત કરી મહારાજ નહીં નહીં નહીં કીધું મહારાજ મને એમ થઈ ગયું કે તમારે જોયે છે તો મેં જમીન વેચી નાખી જમીન વેચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે જમીન વહી ગઈ તો પછી મારે હવે બળદ નહીં શું કરવા છે બળદ વેચ્યા પછી એમ થયું તમે ગાડા નહીં શું કરું છું અને હાથી નહીં શું કરવું છે એટલે આ બધું મેં વેચી નાખ્યું એમાંથી આટલા આવ્યા છે મહારાજ ની આંખમાં બોરબોર જેવડે આંસુ આવી મહારાજ કે ભગત તમે તો ગજત કર્યા લેવા માંથી થોડા રાખીને બીજા લઈ જાઓ તો ભગત રોવા મળી ના મારે હવે હું નઈ રાખું ભગવાન સિવાય બીજું કઈ જોઈતું નહીં હોય ત્યારે એવો મહિમા પણ આ હીરા ઓળખાય કાચ ગમે એટલા રૂપકડા હોય ને હીરો રફ હોય તો હીરો જ પકડે ને અને જો એને સમજણ ન હોય તો એ પહેલ પાડેલા કાચના ટુકડા હોય તેમાં મન મોહી જાય ને હીરો રફ ઘસેલો હોય તેમ થાય કે આ તો નકામું છે રંગ બેરંગી નથી રૂપકડું નથી તેનો ઘા કરી પણ જેને હીરો ઓળખાઈ જાય એ કાચના ટુકડા ગમે એટલા રંગબેરંગી હોય રૂપકડા હોય તો રાખે એમ જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય એનો મહિમા ઓળખાય જાય પછી એને કાંઈ પણ છોડવું કાંઈ કઠણ પડતું નથી મહાત્મા સહિત આવો નિશ્ચય હોય પછી કહ્યું કે સંતનું ને સત્સંગીનો અતિશય મહાત્મય જાણતો હોય ઘણું મહાત્મ્ય જાણતો હોય ભગવાનનું મહાત્મય ઘણા ગાય વિચારે હોય પણ એના છે એનો મહિમા આવવો ને એ બહુ કઠણ છે કારણ કે મૂર્તિ તો નડતી નથી ને રોકતી ટોકતી નથી એટલે સંતો નો મહિમા હોય અને સામે સત્સંગીનો પણ એટલો જ મહિમા હોય ત્યારે કામ થાય ત્યારે નિષ્ઠા છે રઘુવીરજી મહારાજ આરતીના દર્શન માટે ચોક નીકળ્યા વડતાલના મંદિરમાં ત્યાં એક લુગડા ઉપર પગ પડી ગયો એટલે ખ્યાલ આવ્યો કઈ કપડું છે જોયું ને તો ભગવું કપડું હતું આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ નીચે બેસી ગયો અને ભગવો કપડું લઈને પોતાના માથા ઉપર મૂક્યું આંખમાં હસુઆ હું તો ગમે તેમ તો ગ્રહસ્થ છું એક સાધુ એના કપડા ઉપર મારો પગ પડી ગયો હોય ગુરુ બધા કહેવાય એને આટલો મહિમા હોય આપણે તો કોઈને દીક્ષા આપી નથી આપડા તો કોઈ એવા છે ને તોય આપણને પાછો મહિમા સમજાતો હોતો નથી એટલો એને સર્વોચ્ચ પદવી ઉપર બેઠા પછી પણ હવે એકવાર રાતે લગભગ વડતાલ મંદિરમાં પોતાનો ઉતારો જે અંદર રહેતા રવેશમાં માળા કરે એમાં સવા અગિયાર ના સમય એક સાધુ આમ ચોકમાંથી આમ નીકળ્યા એટલે રઘવીરજી મહારાજે પૂછ એકદમ નીચે આવીને જેને કીધું કેમ સામે અત્યારે કેમ આમ આ બાજુ જાઓ છો અરે મહારાજ પગમાલા પગેલા ગયા તાવ આવતો હતો અત્યારે થોડો તાવ ઉતરો તો મને થોડી ભૂખ ઉઘડીને રહેવાતું નથી એટલે એમ થયું કે ભંડાર બાજુ જાઓને જો કઈ રોટલાનો કકો ટુકડો કાંઈ પણ પીડ્યું હોય છેલ્લી વાગે ગોળની કાંકરી જો મળી જાય તો જરા ખાઈ લઉં તો મને થોડુંક શાંતિ થાય એ તો સાવ નાના સાધુ હોય છે ને સદગુરુ હોય તો તેને સેવામાં હોય નહીં જાતે ઉઠીને આવું ન પડે પણ રઘુબીરજી મહારાજાને હાથ પકડીને પોતાના આસને લઈ આવ્યા બેસો બેસો બેસો હું તમને બધું જમવાનું કરી દઉં છું જાય કછોટો વાળ્યો અને બાજરાનો લોટ લઈને પોતે ચૂલો ચેતાવી અને રોટલો ઘડવા બેઠા આ મહિમા છે વિચારે પડે ભાઈ આદિ આચાર્ય રાત્રે હાડા રોટલો ઘડે કછોટો વાળી અહીંયા હરિમંડપ સામે છે ને ત્યાં શ્રીજી મહારાજ એ વખતે હતા પધારેલા ગઢપુર થી એમને ચાદર ઉઠી આખી ગાડી નાખી દીધી બ્રહ્મચારી બ્રહ્મચારી જાગી ગયા બ્રહ્મચારી મુરજી બ્રહ્મચારી હા મહારાજ મને ભૂખ લાગી છે અરે મહારાજ અત્યારે હમણાં જમાડીને સારી રીતે તમને હું પણ લાગી ભૂખ એનું કરવું શું કઈક લઈ આવી દે ખાવાનું મને તું કઈક લઈ આવી દે ખબર છે ને આપણને કાથરોજ માંડી છે આ જાગી જાય ભગવાન બધું જોવે છે ભાઈ મુરજી બ્રહ્મચારી ને પાછું એ વિચાર થયો કે ભાઈ હવે ક્યાં જાઓ અત્યારે મહારાજ પાસે જાવ મહારાજ શ્રી આચાર્ય મહારાજ પાસે જાવ ગ્રસ્તો છે તો ત્યાં વળી કઈક મળી જાય તો મહારાજ ને થોડું સમજાવી છે તો અત્યારે જમાડી દઉં પછી હુડાવી દે એલું ખબર પડે જ્યાં આવીને જોવે ત્યાં તો ગરમ રોટલો કરે બ્રહ્મચારી કે હા હા હાજ કઈક છે એને રોટલા માંડા છે ને એટલે ઓલા ભૂખ લાગે છે મહારાજ અત્યારે હાડા અગિયાર તમે આ રોટલા કેમ કર્યો છે તો ખૂણામાં મેં સાધુને બેસાડ્યા છે માંદા છે એને રોટલો એને માટે બનાવું છું હા હા હા હા બ્રહ્મચારી મદદ મીઠા કરવા રોટલો તરત ખોલી દડા જેવો થઈ ગયો ઘે છે બ્રહ્મચારી કે લ્યો મહારાજ માટે લઈ જાઓ ને લઈ જાઓ હું બીજો કરું છું એકદમ ગરમ ગરમ રોટલો લાવી મહારાજને આગળ મૂકી લ્યો મહારાજ મહારાજ અડીન કે અરે આ તો ગરમ આ તું ક્યાંથી લેવો મહારાજ આવું છે અત્યારે રઘુવીરજી મહારાજ માંદા સાધુ માટે રોટલો પાડે મહારાજ કે બ્રહ્મચારી એટલે જ અમને ભૂખ લાગી હતી અડધી રાતે ખાવા હાલી મેળવ્યું છે ઠપકો દે ઉલટાનો આને મહિમા કેવાય બ્રહ્મચારી એટલે અમને ભૂખ લાગે મહારાજ અડધો રોટલો જેમાં અને અડધો રોટલો બ્રહ્મચારી કે સાધુ ત્યાં બેઠા છે ને માદા ને ખવડાવો એનો જિંદગીભરનો રોગ ઉોટલો લઈને બ્રહ્મચારી આવ્યો બ્રહ્મચારી કીધું મહારાજ આ રોટલો આપ્યો છે એ સાધુ એ એને નરવા કરી દીધા આ મહિમા છે ઘણા ને ભગવાન મહિમા હોય સાધુ મહિમા હોય પણ હરિભગત નો ના હોય આમાં બધું લખ્યું છે ને આવ્યું ને વાંચવામાં બધું આવ્યું ભગવાનનો મહિમા સંત નો મહિમા મહિમા એમાં બરોબર પણ આવે એટલે ન આવે હરિભક્તો પણ મહિમા વિસાવદર રાજુ એક બાપા હતા હવે તો છેક ખબર નહીં એ કોઈ બસ ચડે ને તો પેલા ચારે બાજુ આંટો મારી લે એટલે કોઈ પૂછે તો હું જોવે તો કે હું ચાંદલા વાળો જોઉં છું કોઈ જો હોય ને તો જય સામી નારાયણ એને ભેટું એને મળું આપણા બાપનો ક્યાંથી કેટલો એને મહિમા કેટલો એમ આવવા જાય એલી ફેલી પાસે બેસવું એના કરતા એની પાસે જઈને બેસું હે મારાની વાત થાય કાંઈ ન થાય તોય એની પાસે બેસવાનું ક્યાંથી કેટલો મહિમા એ પંચાળાના ઝીણાભાઈ માંગરોળ આવે ને એમ સાંભળે કે કમળસિંહ વાંજા માંદા છે ખબર કાઢવા જાય કમળસિંહ વાંજા એટલે આ ને સામાન્ય જ્ઞાતિ કંઈ ઊંચી જ્ઞાતિ તો નથી અને કંઈ કમળસિંહભાઈ કઈ એવા મોટા એકાંતિક ભક્તો ન હતા પરોબેન જેવા સામાન્ય સ્થિતિથી બિચારા ભજન કરનારા પણ જાણ્યું કે માંદા છે તો આવ્યા ગામધણી ગરબા પણ જોયું ત્યાં ખાટલામાં સાવ લાકડાની સેવા થઈ ગયા ઘરમાં કોઈ સત્સંગી નહીં એટલે કોઈ બાપાની સેવા કરે નહીં બિચારાનું દુઃખ બહુ પીડાઈ બહુ રોગનું તકલીફ ઝીણાભાઈ બાજુમાં બેઠા ઓળખી ગયા આંખી ઉગાડી માથે હાથ મૂક્યો આંખમાં આંસુ આવી ગયા ખાલી એટલું પૂછ્યું કેમ છે સારું છે સેવા થાય છે ત્યાં તો ધ્રષ્કું મૂકાયું સમજી ગયા કામાં કાંઈ થતું નથી કોચવાઓમાં આપણે આવી જાઓ હાલો મારે ત્યાં ના ના હું આમાં ક્યાં આવું બેઠું જ થવાતું નથી ના એ બધું થઈ જાય ઘરના હતા એને કીધું કે બાપા નું લઈ જાવ તો વાંધો નથી ને હા તમે લઈ જાઓ હવે આખા ખાટલા સહિત લઈ જવા પડે જલ્દી ગામ બાજી માણસ મળી જાય ત્રણ જણા મેળ્યા ઇતિહાસ તો તમે જાણો છો ટૂંકમાં વાત કરી દો છે ત્રણ જણા લે ઝીણાભાઈ કીધું ચોથો મળતો હતો ના ચોથો પોતે ગામધણી દરવાર એ વખતે તો કેવો વટ પડતો એ દરવાર આ ખાંભે ખાટલો લીધો ખાટલો રાખ્યો પોતે ઓસરીમાં છુવે અને કમલસિંહ વાંજાની સેવા કર્યો એમાં એક વાર શરદી થઈ એટલે એમ થઈ ગયું કે આને થોડા લવિંગ વાટીને ખરડ કરીએ ને લેપ લગાવીએ તો શરદીમાં સારું રહે એમના બાદ એ હરિભગત થોડો આ એટલો બધો એનો મહિમા નહીં ફેરફેર તો મહિમા જ છે ને સમજણમાં જ છે ને બાકી તો બધા આપણે હરિભગત છે જેની સમજણ મોટી મહારાજ કે એ મોટો કોઈ ત્યાગી ગૃહિ મેળ નથી સમજણ મોટી એ મોટો અધિપા થોડું એમ થાય કે આ લઈ છે સેવા કરે નો વાંધો નથી પણ આખો ટવ ટવ ટવ ટવ ટવ ટવ એમાં જ લાગી રહ્યા પણ ઝીણાભાઈ તેમ ભગત ક્યાંથી જેનું કોઈ નહીં આપણે સેવા કરવી જોઈએ એટલે લવિંગ કહેતો બેન જરા લવિંગ ખરડ કરીને લાવો એટલે આપણે એને લેપ કરી દઈએ એટલે અદિબાને એમ થયું કે થોડા લવિંગ છે ને આના માટે ક્યાં બગાડવા એટલે કહેતો ભાઈ લવિંગ તો ખલાસ થઈ ગયા લવિંગ નથી ઝીણા ગમ ખાઈ ગયા ખલાસ ન થઈ જાય આ દરબારગઢ છે એણે બેનને દેવા નથી કંઈ વાંધો નહીં હશે થોડા દિવસ થયા પોતે ઢોંગ કર્યો શરદીનો અને સુઈ ગયા એટલે બેના એવા ભાઈ છે શું થયું ભાઈ આ થોડું શરદીનું માથું ચડી ગયું છે એટલે જરા હું તો છો સારું થઈ જશે વાંધો નહીં ત્યાં તો જઈને એટલે લવિંગ કાઢીને ખરડ કરીને કટોરો લઈને આવીને ભાઈનું આમ ચાદર ઊંચો કરીને જો ભાઈ આ જરા છે ને લવિંગ લગાડી દો લવિંગ નો તને આવ્યા ક્યાંથી એમ તો તમે આપણે ઘરમાં આપણું કોઈ ખાજુ માંજો થાય ત્યાં રાખી મૂકી આવે ને બાજુ ઘરમાં ખાજુ માંદું જે થપાટ મારી ગયો કટોરો ઉછળી સાંભળી લે બેન આજ પછી તું મને તારું મોઢું બતાવતી બેન ને છોડી દીધા બે બાઈ જો બોલો ગમે એ એકાંત ગરીબ ભગત નો છોકરો હોય તો બે પટાકા ઢોકાય બઉ બહુ કઠણ છે આ અમારે તમારે બધા આ તો બહુ મોટી વાત છે ને આ તો જે સાંભળવી જેટલી હેલી છે એટલી વરતવી તો બહુ કઠણ જ છે પછી છ મહિના સુધી ઓબોલા થયા મહારાજ આવ્યા ભૂલ થઈ ગઈ છે હરિભગત પણ એ ઝીણાભાઈ જયારે ધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજે જિંદગીમાં પહેલી વાર કોઈને પેલે છે જો કોઈને ફર્સ્ટ એન્ડ લાસ્ટ કાંધ આપી હોય નનામી ને તો એ પંચાળાના ઝીણાભાઈ દરબારને આપી કે એને મારા હરિભગતનો હરી હરિભગતના ખાટલાનો પાયો લીધો છે કેટલા રાજી થયા છે આ મહિમા આવું હોય તો કેમ ભગવાન વશ ન થાય પણ આપણાથી માન મુકાય નહીં આવું બધું થાય નહીં મમતા મુકાય માન મુકાય મમતા મમતા મુકાય માન મુકાય માન મુકાય મમતા નો મુકાય જે દાદા ખાચરની વાત છે જે દાદા ખાચર એ દાદા ખાચરનું તો એની નિષ્ઠા કેવી ચરિત સાકાર ઉપાની એને કોઈ વાત નથી સામે છે એને સેવે છે પણ ભગવાન શ્રીહરિ ચરિત્રમાં ક્રિયામાં કોઈ ક્યાંય તર્ક વિતર્ક થાય છે ભેળા રેવું મહિમા રાખવાનું બહુ કઠણ છે આમ દૂર રહીને તમે રાખો એ તો રીત પણ ભેળા રેવું ધું ને વે ગળું કડું એટલે કડવું વે વેગડો દૂર અલગ હારે રેવું ને મહિમા રાખો ને રોજ પગે લાગતા ભાવ રાખો કે રોજ હામે ભટકાય છે મારા આ શિયાળા હોય ને આમ બેઠા હોય દાદા આ વળિયું કાઢીયે ને તો આપડે તાપણું કરી વળિયું દાદા ખાચર કાઢી દે પાછા કેટલું બળતન પીડીશું કઢાવીશ તમારે સાધુ આવ્યા હોય સાધુ કે ઓઈલો જ ધાબડો આપ્યો પણ આ બે કાયદા છે ને આ પીડા જ છે પછી એને શું રાખવા છે વળી કઢાવે બોલો હવે રેણા ઘર વળી નહી એમ કેવાય છે મીંડિ ની બચ્ચા હોય ને એ સાત ઘર ફરે ત્યારે આંખી ઉઘડે એમ દાદા ખાતર ના વાર એને રેણા ઘર બદલાવ્યા છે રેણા ઘર બદલવું કઠણ હોય છે એ જ્યાં રહી ને બધું ચૂલા ના રેણા ઘરે ત્યાં મહારાજ કે દાદા આ બધું ખાલી કરીને તું બીજે ભાઈ મારે બીજાને ઉતારો દેવો છે હવે જેને ઘરે રહેવું એને ઘણી હાવ ઘરધણી થઈને કરવું લે અને દાદા ખે ભલે મહારાજ એ લબા ચાલે બીજે ગોઠ નહી દાદા ખાતર એમ તર્ક ના થાય કે કેટલા ઓરડા છે હવે અહીંયા જ ભાળી ગયા છે પણ નથી તરકથાતો જો એ જ છે નિષ્ઠા રેવી ને અને જે દિવાલ છે ને એ દિવાલ મહારાજે સાત વાર પડાવી હવાર માંથી બધું કામ કરાવે દાદા ખાતે ધ્યાન રાખે દિવાલ તૈયાર છે ને હાંજનું ટાણું થાય ને મહારાજ આવે આમ આંખ માંડીને ક્યાં દિવાલ ત્રાહી છે પાડી નાખો એ હાંજેથી પાડવાનું ચાલુ થાય હવારે પછી ચણવાનું ચાલુ થાય જ્યાં પાછી હાં જાય દિવાલ પૂરી થઈ જાય બધું થઈ જાય ત્યાં આ માછી માં દિવાલ ત્રાહી છે આ પાડી નાખો કડિયા કે હું તંબુરો ત્રાહી છે દાદા આખા તારી જાતના બોલ માં એ દિવાલ ત્રાહી હોય તો જ પ્રભુ કેતો શું ત્રાહી હોય જિંદગી વેગી ચણતા ચણતા તારે મજૂરી લેવા દેવા છે બીજા મજૂરી તો સાનુગુનો ગોલકુના કામ બીજ ને કરવા हाँ बापा बराबर है मार तो मजूरी सवाल पड़ा हांजे पाड़ो मैं हाँ बस त्यार मैंने कई ते शू उपाड़ थे सात वार पड़ा सातमी वे दिवाल पड़ा मुक्ता नंद कीधु महाराज आट्ला दिवस कराव दादा म फर्क नहीं पड़े महाराज क्रिया में क्या इस लेश ने। तो करता हरता एनु दू थे के उपाधि जीवा बापूम हगा अंकल काका રોજ ની જ નવી ઉપાધિ કેવી લાવે એની કથાવત આખો ગ્રંથ થાય એટલી ઉપાધિઓ ભાવનગર રાજમાં જઈને બીજા દુશ્મનોમાં જઈને ખાખી વૈરાગ્યો જેટલા હાથ આવે એટલા ઉપાધિ રો નીચ નવી ઉપાધિ કરાવીશ એ ઉપાધિ બધી આને ઘરે રાખ્યા એટલે છે ને એને એમ કહી દે કે તમે વિજો મારા નિરાયત જ છે પણ આ ગમે એક બાજુ પેલા આપણે માંડવધારના પેલા શું ભાણખાચર ભાણ ભડલીના ભાણખાચર ભાણાચર એની ઉપાધિઓ આ તે બધું કેટલું ક્યાં ઇતિહાસમાં વંચાય છે દાદા ખાચરે છે શું થાય કઈ ન થાય પછી ગમે એવા ઉત્સવના મંડાણ માંડે આર્થિક સગવડતા છે કે નહીં કોઈ દી કઈ બોલ્યો મહારાજ પૂરું કેમ થાય અને ગમે એટલા પૈસા વાપરે ગમે ત્યારે માગે કોઈ પૂછવાનું કેટલી અને મહિમા એટલે કેવો પાછો જ્યાં દાદાના દરબારો આપણે કીધું અજાણ્યા લોકો આવીને મહારાજના દર્શનેતા આવતા હોય એમાં એક બેન આવેલા આ વર્ષની ઉંમર તે ઠીક લાગ્યું રોકાણા તો પછી સેવામાં ભળી ગયા હા અજાણ્યા હજી પેલા જતા એટલે પછી સત્સંગ રીતે થોડું બધું કામ કરવા માંડ્યા જીવ બનાવે પછી ભળીને મીંડા કામ કરવા એટલે પછી સેવા કરનારા તો ઘણા લોકો આવતા હવું મોટા દિલ માનવી એટલે ઘરની જેમ હળી ભળીને મીંડા કામ કરવા પણ એનો એક સ્વભાવ ઉપાડી લેવું હવે ઘરમાં ભળી ગયા એટલે પછી રૂપિયાની નજરમાં આવી જાય એમાં એક પટારામાં ચારસો રૂપિયાની કોથળી મૂકી છે એટલે આને મન દગડ્યું જૂની આદત હતી ની ઉખળી એટલે બધું સારું લાગતું પણ રૂપિયા એ લાગ્યા વહેલી હવા રે પછી ઓલી કોથળી ઉપાડી મેલી તતરાવ્યા અજવાળું થયું બધું એવું થઈ ગયું એટલે આ બધા બેના જ કેમ દેખાતા છે પણ પૂછા આવે થોડા જાય એમાં ઓળખી જરૂર પડી છે પટાળા જેમ જોવા ગયા ચારસો રૂપિયા જ નહીં તો કે ઓલી ડોસી લઈ ગઈ હશે વાંધો નહીં હવે બિચારી જરૂર હશે ત્યારે લઈ ગઈ છે ને જવા દે બીજું શું તો ઘણા લઈ ગયા છે કાંઈ વાંધો નહીં આપણે કોઈને કઈ કેવું નથી આ લઈ નીકળીને એ જેવો ગરડાનો આમ સીમાડો પૂરો થાય ને ત્યાં દેખતી જ બંધ થઈ ગઈ આંધળી લાઈટ જ વહી ગઈ ત્યાં કઈ દેખાય જ નહીં આમ આમ ફાફા મારે અરે મય મને હું થઈ ગયું એ તને છ્યું હવે છાવાનું તો થયું આમ આમ ભટકાય આમથી આમ અથડાયેલો લોકો નીકળાય ને ગોથા ખાય કાં ડોસી ગોથે ચડે લીમડા ભટકાય બાવળા એ ભટકાય શેઢામાં ભટકાય ઢોરા એ ભટકાય આ શું થયું થાય અરે હું દેખતી બંધ થઈ ગઈ હા હાજર દાદા દરબારમાં મૂક્યા બીજું કઈ બોલી નઈ એટલે ટેકો કરીને આવ્યા જયારે દાદા દરબારમાં પગ દીધો ત્યારે દેખતી થઈ ગઈ એટલે થઈ ગયું કે રૂપિયા ચોર્યા ને એટલે આવી અને જીવવા લાડવાના પગમાં ચારસો રૂપિયા કોથળી મૂકી રોઈ પડી મારી ભૂલ થઈ ગઈ છે મને માપ કઈ વાંધો ને તમે તમારે રહ્યો હા તમારું જ છે જોતા લઈ જાઓ તમે મારે હવે કઈ જોતું નથી હું બે બંધ થઈ જાઉં છું મારે નથી જોતું પણ ગુનેગાર પકડાઈ ને કોઈ તરત કહી ગયો દાદા બાબુ ખબર કરી દીતી ઓલી ચોરી હતી ને એ પકડાઈ ગઈ છે બાઈ આવી ગઈ છે દાદા ખચીને બોલાવી આવી ગયા મારે કઈ વાંધો નઈ જમાડો રાખો કે કોઈ મહારાજ કીધું તું મારા જ છે મહારાજ દાદા દાદા અહીંયા આ તલવાર લઈ જાય ડોસી માથું કાપીને જા ઉપટ મારી આજ્ઞા છે આ દાદા ખાતે તલવાર ડોસી બિચારી ગયેલી ને બેઠી બેઠી સ્વામી નારાયણ સામે ભજ ને દાદા ખાતે તો પગે લાગી ગયા મહારાજ કે શું કર્યું મહારાજ મારાથી નહી થાય કેમ હા હું પેળો આવું લે કાપ મારો હાથ નહીં મોઢામાં તમારું નામ છે આ ચારસો રૂપિયા લઈ ગયા ભૂલ કરી છે પણ એને મારી એકનો એક દીકરો કાપી નાખ્યો હોય જો સામીનાયન સામીનાયન કરતા હોય તોય હું એનું માથું ના કાપું મહારાજ આમ એનું માથું મહારાજ ફરીથી દાદાને પેટી પડ્યા કે આ આ મહિમા છે જો આવી જારે નિષ્ઠા આવો જારે મહિમા આવો જયારે હરિભગત ભૂલે રામ તાકેયા મેરે ત્યારે ગમે તેવા કર્મ હોય ભૂંડા અને ગમે તેવા દેશ ભૂંડા થાય તેનું કઈ ભૂંડું થતું નથી લૌકિક રીતે પણ કઈ બગડતું નથી અને ભક્તિમાં એને કાળ કર્મ કોઈ નડતા નથી એને આંતરિક આધ્યાત્મિકતામાં પણ ગમે એવા કર્મ હોય તેને નથી રોકતા દેશકાળ એને લાગતા નથી અને બાકી વ્યવહારમાં પણ એને કોઈ આંચ આવતી નથી કારણ કે એની એવી મહિમા વાળી ભક્તિનો ભગવાનનો એનો આશરો આપણે આપણે શું થાય કયો નિષ્ઠાનો વિચાર કરીએ આપણું તો જ્યાં સુધી સચવાય ત્યાં સુધી આપણું સારું સુખાનંદ સ્વામી મહારાજ કીધું કે લ્યો આ ભાગવત છે ને એને તમે હસ્તપ્રત કરો નકલ કરવાની કોપી સવારથી સામે ચાર વાગ્યા સુધી લખ્યું પછી પાના લઈને આવ્યા મહારાજી પાસે લઈ લો મહારાજ મહારાજે જોઈને કાંઈ પણ આ હાથમાં લઈને ચડ ફાડીને નાખી દીધા ફરીથી લખો વળી સાંભળી બેઠા એ બધે પછી લખ્યું વળી પાછા લખ્યાને પાના થયા કે નવક વાગે રાતે આવ્યા તે શિયાળાને ટાણું સગડી લઈને તાપતા હતા મહારાજ લ્યો મહારાજ આટલું લખાણ જોવું બરાબર કેમ છે મહારાજે કાંઈ પણ જોયા પછી સગડીને નાખી દીધા ફરીથી લખો વળી રાતે સામે થોડું ગણું થોડું લખ્યું ને તૈયાર કરીને પાછા સવારે પાછા સગડી તાપતા બેઠા ભલે મહારાજ ઉભા થઈ જેવા લખવા ગયા ને લખવા માટે ઉભા થયા મહારાજ ક્યાં હા હા સ્વામી બે હવે હા આ હું પાના ને વાંચતો નથી જોતો નથી સળગાવી નાખું છું ફાડી નાખું છું તો તમને કઈ થતું નથી એમાં શું મહારાજ થવાનું હોય તમે રાખીને રાજી થાવી થાવી કરવા રાખીને રાજી થાડીને રાજી થાવ અમે તો ગુલામ છીએ ગુલામને પોતાની રૂચિ હોય નહીં આવા બધા વિદ્વાનો હોય આવા મોટા હોય સચ્ચિદાનંદ સ્વામી હાલાર પંથકમાં ફરતા હશે ને ત્યાં પછી શેરડીની બધું તાણે અત્યારે હશે એવું ખબર નહીં વધારે પણ બહુ એક ગોળ બહુ વખણાય એનો અને એમાં કોઈક જગ્યાએ સચિનારાયણ બહુ સરસ મજાનો સારો ગોળ જોયો ને એરી ભગત પાસેથી લઈ બે અઢી મણ ગોળ પોતાના માથે ઉપાડે એ જ ભાવ હો ડગલે ને પગલે કેવો ગોળ આહા મહારાજને રોજ થાળમાં જમશે એનો લાડુ બનાવીને જમાડશું મહારાજ એમને જમશે ગોળ બ્રહ્મચારીને કહેશું કેવું કેટલે દૂર થી એ આખો ગોળ નું ઉર્યો અઢી તણમણ ગોળ ઉપાડી અને આજ ભાવથી આવ્યા બહુ પ્રેમનો દરિયો મહારાજ બેઠેલા મહારાજ પાસે આવીને ગોળ મૂક્યો ગોળ જોઈને મહારાજ કે સ્વામી આવો ગોળ તો જોયો નથી બહુ સારો કળાઈઓ ઉતર્યો છે હા મહારાજ પણ લઈ આવ્યો મને એમ થયું મારા પ્રભુને જ મહારાજ કે બહુ સારું બહુ સારું એ જ વખતે બે સાદુ પગે લાગવા આવ્યા જુનાગઢ જાતા હતા મંદિરનું કામ ચાલતું હતું ને તે પગે લાગે મહારાજ કે ક્યાં જાવ છો મહારાજ રજા લેવા આવ્યા છે જૂનાગઢ જવું છે એ પણ એને દેવા હતું ક્યાં ઢળી જાય એમને માપી દીધું જાઉં નહી રસ્તામાં ખાતા જઈજ તમારે કામ લાગશે આપી દીધું સચિદાન છે બેઠા મહારાજ કે કેમ સચિદાન થાય અમે ઠીક કર્યું ને કરે મારો પ્રભુ કોઈ દિવસ કઈ બીજું કરે જ નહીં બસ મહારાજ અમે તમારી નિગાહ જોઈએ બસ દીખલાથી ધાર પ્યાર અમારે બીજું કાંઈ જોઈએ નહીં પણ યા ટાણે ખબર પડે હો તાણે ખબર પડે આપણે તો હાર પહેરાવામાં નામ રહી જાય તો આવવાનું બંધ થઈ જાય અમારું કોઈ ધડો કરતું નથી ધડો પછી આ બધા કે છે ને સંતો વાત કરે ને ધડો કરવાનો પથ્થર હોય ત્રાજમાં મૂક ધડો કરવાનો પથ્થર એ કેવો લીસો હોય એટલે ગરબા જેવો હોય એ નો હોય ગરબા જેવા ને કાઢી નાખે ગડબા જેવો પાણો હોય ને એ કોઈ રીતે ફીટ જ ન થાય સમજો એને ગરબો કેવાય ગડબો કોને કેવાય દિવાલમાં કોઈ રીતે આમ ચણવું હોય ને આ ગામમાં કોઈ રીતે ફીટ જ ન થાય અને પછી કડીયો હોય ને ઠવાની નાખી દે એક બાજુ એવા કેટલાય સત્તામાં ગરબા જેવા હોય કે ફીટ જ ન થાય તમારે ધડાનો પથ્થર તો કેવો હોય અમારો કોઈ ધડો કરતો બસ અહીંથી આપણે દ્રોહ ની શરૂઆત થાય છે એટલે આપણે આ વચનામૃત ને છે ને એમાં હવે અત્યારે બોતેર વચનામૃત ઉપર વાત કરી હવે એકોતેરમાં પહેલો પ્રશ્ન છે મહારાજ સોમલા ખાતર કે મહારાજ ભગવાન બધા અપરાધ માફ કરે પણ એવો કયો અપરાધ છે કે માફ નથી કરતા કે ભગવાનના ભક્તોનો જે અપરાધ કરે છે દ્રોહ કરે છે એ અપરાધને ભગવાન ક્યારેય માફ કરતા નથી આપણું આ સચવાય નહીં થાય પછી દ્રોહ એટલે દુખવવું દુભવું પીડા આપવી હેરાન કરવું વગવું બધા છે દ્રોહ તો દ્રોહ છે ને થોડું આમ એમાં ઘણું બધું જાણવા જેવું છે એક દ્રોહ કેવી રીતે થાય છે સાવ કારણ વગર નડે ભગવાનના ભક્તોને કારણ વગર નડે દ્વારિકામાં પેલા ઋષિઓ ધ્યાન કરે છે એમાં ઓલા સામ બધા મિત્રો ને સ્ત્રીના કપડા પહેરાવ્યા પુરુષ છે અને તાંસરું બાંધી પૂરા દિવસો રીઓ એવો બધો પહેરાવ્યો અને પછી ઓલા ઋષિ ધ્યાન કરતા ત્યાં આવીને કીધું કે મહારાજ મહાત્માજી આપતો ત્રિકાલ જ્ઞાની છો ને તો આ અમારા ઘરના છે તો એને શું પેટે અવતર દીકરી કે દીકરો ઋષિ ને એમ કે બિચારા ભોળે ભાવે પૂછવા આવ્યા છે આખી વેચીને આ જ્ઞાની હતા ત્રિકાલ જ્ઞાની હતા ભૂત ભવિષ્ય વર્તમાન એની નજર સામે રમે નજર કરીને અને જોયું ઓને કીધું મૂર્ખામ તમારો બાપ અમારા પગ ધોઈને પી જાય છે અને તમે આ આટલી બધી ઠઠામસ કરી અમે તમને નડવા છીએ ક્યાંય અહિયાં બેઠા છીએ તો હખ ન કરો એમાંથી જે નીકળશે તમારા કુળનો નાશ કરશે અને ભાગ્યા એક બાજુ જઈને બધો લબાચો છોડ્યો આવડું લોઢન ટુકડો નીકળ્યો સમજણ પડી નહીં કે કઈથી આવ્યો હે તો વાત છે હજી તમે જોવે હું નીકળું ઓઈલો ઓયલામાં જોવે ત્યાં તો એ તો વધવા માંડ્યું લાંબુ છું જૈન પછી તો ન છૂટકે શ્રી કૃષ્ણ ભગવાનને વાત કરી કે આવી ભૂલ થઈ ગઈ છે તો કે ત્યાં ક્યાં ભરાણા પણ હવે આનું શું કરવું તો કે હવે જઈને કોઈ જગ્યાએ જઈને ઘસી નાખો ને આ વધતું જાય છે પછી પ્રભાસમાં જઈને પાણા એને ઘસીને કથા તમે જાણો છો ને એની પછી રજ થઈ ગઈ ને એ રજમાંથી વન ઉગ્યું એ વનસ્પતિ એવી ધારધાર તરવા જેવા ધાર ઉગ્યા અને નાનું પછી હાબુથી આપણે કપડાં ધોતા ને કે નાની ચીપટી વધે પછી છટકી જાય એ ઘસતા કચા છટકી ગઈ એ ગયું પાણીમાં એક માછલી ગળી ગઈ એ માછલી માછીમાર ના આવી એને જ્યારે પોતાના ખાજમાં લેવાઈ ગયો છે એમાંથી એનું ચક એને થઈ ગયું આ ફૂલધાર છે આને તો શિકાર કરવામાં રાખવી જોઈએ એને સ્પેશિયલ શિકાર તરીકે ફણામાં જડી અને પોતાની પાસે રાખી અશિપત્ર તો તમે જાણો છો પછી બધા યાદવો દારૂપીને છાકટા થયા અને પાંદડા કાપી કાપીને એકબીજાને માર્યા હજારોની સંખ્યામાં યાદવો કપાઈ ગયા અને એ જ વખતે શ્રીકૃષ્ણ ભગવાન પેલા પીપળો હજી છે ને એ ત્યાં જઈને આઠેગ્યા જઈને આમ જઈને બેઠા અને પારધી એને જે ભલકામાં નાખ્યું ને એને જાણ્યું કોઈ કાળીયાર મૃગ બેઠો છે કાળી કામળી શ્યામ વરણ સંધ્યાનું ટાણું અને એને એ જ એ લગાવી મારી અને ભગવાને ઋષિનો સાપ અંગીકાર કર્યો યાદવ ફૂડ ખલાસ થઈ ગયો સ્વભાવ જ કોઈ ને હાવવા દેવા હોય ઘણા ને ભગવાનના ભક્તોની સ્વાભાવિક એલર્જી હોય એમ સ્વાભાવિક એલર્જી કારણ વગર નડે વાત વાતમાં નહીં ભગતડા એટલે આમ નહીં પણ તારું શું તારા ફાધર નું શું બગાડ્યું છે આવા આવા અપરાધ ને ભગવાન માફ નથી કરતા પણ એ સ્વભાવ જ નડવાના ને રેલવે સ્ટેશન માં એક કાકા જઈને પછી એક બારી પાસે બેન બેઠી ત્યાં જઈને કાકા જઈને પૂછ્યું છે અચકા ઉમર થઈ આને બઉ ચીડ ચડે પણ હવે જલ્દી મર્યાદા શું બોલો કે ભાઈ ચોવીસ વર્ષ ત્યાં એમ લગ્ન કરી લીધા કજી બાકી છે કાકા તમે હદ કરો તો હજ શું પૂછીએ જવાબ આપો પણ તમારે આ બધી પૂછો ને તમારી ઉંમર શું થઈ ચોવીસ વર્ષ થઈ લગ્ન કર્યા બાકી છે બાકી છે અત્યાર સુધી બેહી રેવાય ચોવીસ ચોવીસ વર્ષ સુધી બેહી રેવાય અને પેલી છોકરી ખીજાડી કે તમારે આવી લપછપ શું કામ કરો છો તમને કાંઈ અકલ છે કે નહીં તો કે અહીંયા કોને એવો ટાઈમ થાય આ તો પૂછપરછનું બોર્ડ માર્યું છે એટલે પૂછીએ છીએ સ્વભાવ જ હોય લો કારણ વગર ગમે તે ગોતી કાઢે એક આવો દ્રોહ થાય છે એ માફ નથી બીજો છે દ્રોહ છે ભગવાનના ભક્તોનો રાગ દ્વેષ અને ઈર્ષાથી થાય છે આમાં એકોતેરમાં વચામાં એટલે પછી જ નેક્સ પ્રશ્ન છે ઈર્ષા શું રૂપ છે ઈર્ષા રાગ દ્વેષ ઈર્ષા એ જેવો અપરાધ ભગવાનના ભક્તોનો કરાવે છે એવું કોઈ નથી કરાવતું ભેળા રહેવું સ્વાભાવિક આ બધું થાય એટલે મહારાજ કે જેની સાથે ઈર્ષા હોય એનું રૂડુ થતું હોય તો ખમી ન શકાય અને ભૂંડું થાય ત્યારે રાજી થવાય હા એ જ લાગનો હતો હા વા સારું થયું પણ ખરો સજ્જન ભક્ત એ સાચો ભક્ત એ કે દુશ્મનનું ભૂંડું થાય ને ત્યારે આંખમાં આંસુ પડી જાય અરે અરે બિચારા ને અને એના સુખે સુખ થાય તો સમજવાનું કે આપણી ભક્તિ પાકી છે પણ દુઃખ આવે ત્યારે રાજી થાય હા બરાબર છે સારું થાય ગમે આ જૂનાગઢનો રામ માંડલિક તમને આ કથાની ખબર નહીં હોય રામ માંડલિક ગંગાજળિયો હતો રોજ ગંગાજળની કાવડ આવે એક પછી એક અને રામ માંડલિક એનાથી જ એટલે રા ગંગાજળિયો કહેવાતું અને કોઈ પણ કોઢ થયો હોય ને તો એને બાથમાં ગાલીને ભેટેને ત્યાં કોઢ મટી જતો આવો રા માંડલિક કેવો કહેવાય એમ હવે જુનાગઢમાં જ નરસિંહ મહેતા છે હરસિંહ મહેતા આવું કઈ કોઈ ભે કોઠ જાય એવું બનતું નહીં તો ક્યાંક સારું કરે કરવું હોય તો બીજું કઈ ચમત્કાર પામતા કઈ નરસિંહ મહેતા કરે જ નહીં તમે એના પરચાઓનું કઈ લિસ્ટ નથી નરસિંહ મહેતા અને રા તો ભેટે તે કોઢ નીકળી જાય એટલે રા એમ થાય કે માળો હું જેવો છો એવો જ નરિંહ નથી છતાં નરસિંહ મહેતા ને પાસે લોક કેમ ગાંડું છે આ ઈર છે આજે આ છુપી વાત છે જે હોય તો નરસિંહ મહેતા પાસે હું આવો પરમપુર પવિત્ર મારી પાસે કોઈ નઈ ઇતિહાસમાં તમે વાંચી આવો રામિક ક્યારે નરસિંહ ના સત્સંગમાં ગયો હોય મને કેજો શિવાજી મહારાજ તુકારામ સત્સંગમાં જાય છે એના ગામમાં જ છે તો કોઈથી રામ માંડલિક ગયો નથી કારણ કે એને હું શું આવો સત્પુર નરિંહ મહેતો વિચારો શું ખાવાના ખાવા નહી તરી એને સિદ્ધુ સામત તુકારામને મોકલતા શિવાજી મહારાજ કે ખાવાનું હોય તો જોઈજો લેજો સિદ્ધુ સામત કોઈથી પૂછ્યું નથી આ નરસિંહ મહેતા બિચાર બબે તને તર ભૂખ્યો બેઠો હોય પણ માનતો જ નથી સત્સંગમાં જતા નથી ખાવાનું પૂછતા નથી અને એમાં પછી આ પછી કોઈ કીધું કામ છે ને તેમ છે ને પછી જોઈને જેલમાં પૂર્યા હવે કરતું સાબિત કે તું સાચો ભગત છે જો તને તારો ઠાકોર દામોદર હાર પહેરાવે બધાની નજર સામે તો તને છોડું નહીં માથું સૂર જ પેલા કાપી નાખું નરસિંહ મહેતાને જેલમાં પૂરા જાવ કેવળ ને કેવળ કેવું છે નરસિંહ મહેતા તો બિચારા બેઠા બેઠા ભજન કરે છે સવાર ઉગશે સૂરજ થશે તે પેલા માથું કપાઈ જાય આખો જુનાગઢ ગાંડું થઈ ગયું શું થશે ભાઈ નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન કરે છે કીર્તાલ ખખડાવે પણ એક તકલીફ શું હતી ને નરસિંહ મહેતા કેદાર રાગ ગાઈને ત્યારે ભગવાન સામે આવીને ઉભો રહેતો પછી રૂબરૂ વાતો કરે મજા કરે પણ એને થોડા વખત પેલા એક બ્રાહ્મણ નરસિંહ મહેતા પાસે પગમાં પડ્યો મહારાજ મારી જ દીકરીને વરાવવી છે પ્રણાય કન્યાદાન કરવું છે પૈસાની સગવડ સાઈઠ રૂપિયાની કઈ સગવડ કરી દો નરસિંહ મહેતા કે મારી પાક ક્યાં છે ભાઈ તો કે બાપા તમારી પાસે આશા આવ્યો છે તો કે હાલ કઈ ઉધાર કોઈ આપે તો જાય એટલે ઉછી ના ગયા તો કોણ આપે નરસિંહ મહેતાને એના બાપાના શ્રાદ્ધમાં કોઈ ઘી નહોતું દેતું અને આમ સાઠ રૂપિયા આપવા અત્યારના જમાના પર છ લાખ રૂપિયા જેવું થાય ગણો ને એ કોણ આપે એમને જો પછી એક જગ્યાએ આ પાડી આપું પણ તમે ગીરવે કાંઈક મૂકો ત્યારે રડતે રદે નરસિંહ કીધું કે આ કેદારો રાગ છે ને ગાઉ ત્યારે મને મારો કૃષ્ણ દર્શન આપે છે આજથી હું તારે ત્યાં ગીરવે મૂકું છું હું એ નહીં ગાઉ મારો મારો વિરોહ મારી પીડા હું સહી લઈશ મોટા મોટી મૂડી કહેવાય એવું મૂકી દીધું સાઠ રૂપિયા દીધા ને કેદારો ગાતા નથી જેલમાં પૂર્યા છે કેદારો ગાય નહીં ઓલું આવે નહીં નરસિંહ ભજન કરી કરી કરી કરી રાત કાઢે છે આપણે ક્યાંય અણસારો દેખાતો નથી જારો થાય આ થાય આવી રીતે આમ હોય કે હારિયે હઠીલા હરિજી અમો ને અરધીરજની તો વીતી ગઈ વિઠલા જાગો ને વેલા मांडली कमने मारशे, रवि ऊ पेला, पे हार ने काजे नारीये भगवान जवाब देता नरसिंह मेहता ने पीछे थोड़ा मगज चस्क्यू અને નરસિંહ મહેતા ઉપાડ્યું કે તું બે બાપનો બે માનો કોની તને પરવાર હોય ટોપરાજી દેવા મળી મહેતાનો બે માપનો તને કોની પરવાર હોય કાળિયા માત પિતા ને જેલમાં પૂરી નંદ આનંદ કરે કનૈયા તારો કોણ ભરોસો કરે માત પિતા ને જેલમાં પૂરી નંદ આનંદ કરે કૃષ્ણયા તારો કોણ ભરોસો કરે નરસિંહ એવા ઉપાડ્યા ને ભગવાન ઉપડ્યા ને તાપ લાગ્યો રાધે કાજી કા બેહો ને ના હવે જ આવવું જોઈએ છે જઈને અર્ધી રાત્રિ ભાંગ્યા પેલા ભાંગ્યા પછી મોડે મોડે જઈ પેલા વાણિયા ને ઉઠાડ્યો એને લેખિત લીધું કેદારો મુક્ત અવકાશમાં શ્યામ નાથ મોરી અખીયા પ્યાસી રે દરશન દઉન શ્યામ પાણી પી કર્યાસ બુજાવું પર છોડો રે દર્શન શ્યામ નાથ મોરી આવ્યો અઉકસ્માત યાર જુનાગઢ બેઠો છે રામાનિક બેઠો છે રાજ્યાસન નાખી નામ ભૂલ જવો ગુલાબ નો હાર આવતા આવતા દર્શન દેવ બોલો કૃષ્ણ કે લાલ કી જય જેલમાંથી નરસિંહ મહેતા ને બહાર કાઢ્યા નરસિંહ મહેતા કીર્તાલ ખખડાવતા ખડાતા વૈષ્ણવ જન તો તેને રે કહીએ પેઢ પાર યણ રે વૈષ્ણવ જન તો ઉપકાર કરે દોયા માયા માન ઘરે જુ ગયા આટલું જોયું તો એ રામ માંડલિક એની પાસે ગયો નથી મારે કહેવાનું છે એ રામ માડલિક ને પછી સતી નાગભાઈ નો સાપ લાગ્યો તને કોઢ મટાડે તને કોટ થો અને રામ માંડલિક કોઠ થયો દુશ્મના દળ કટક આવ્યા રામ માંડલિકને ઉભી બજારે મોઢામાં થૂકીને મુસલમાન કર્યો અને કાગડા કુતરાને મોતે રામ માંડલિક મર્યા ભક્તો અપરાધ કેવો પુણ્યશાળી હતો ક્યાં ગયો ઈર્ષા તો બહુ ભૂંડી છે જેનું રોડું થાય તો દેખી ન કાય આ બાવળના કાંટા હતા ને તેને કવિ એ પૂછ્યું જે લોકો નીકળે એના તું લુગડા હું કેમ ફાડી નાખ કવિને હુંજે એવું કોઈ ન હુજે કે આ લુગડા આથી નીકળે આ માણસો નીકળે લુગડા હું કેમ ફેરીને આવે તારે તારે કામ આવે તારે કઈ ચડ્ડી પહેરવી નથી બનાવીને તો તો અમે ઉઘાડા જ છો ઉઘાડા પહેરવા નથી તો ફાડી શું કામ નાખે છે કાંટા કીધું કે બીજા લુગડા હરે ફરે નીકળે છે મારાથી જોવાતું નથી ને એટલે ફાડી નાખું આ ઈર્ષા છે ભલે હું હું ઉઘાડો રહું પણ એને ઉઘાડો કરું એમ આ બધું આપણે પર્સનલ સમજવાનું છે આ ઈર્ષા બહુ ભૂંડી છે વેલકોટમાં સંપત નારાયણ નું મંદિર છે ત્યાં આપણે જેમ લાલજી હોય છે ના ને એવું ચતુર્ભુજ વિષ્ણુ નું મંદિર છે મુસલમાનો એ મંદિર તોડી નાખેલું ને એ મૂર્તિ લઈ ગયેલા દિલ્હીમાં પછી ત્યાં મૂર્તિઓ બધી એને કઈ રાખીને નાખીએ છીએ પણ જેમની દીકરી હતી ને એ સંપત મૂર્તિ બહુ રૂઢિરૂપાડી તે રમકડા તરીકે રમે એને ક્યાંય બીજું હોય નઈ પછી રામાનુજાચાર્ય કેટલાય વખત પછી પ્રગટ થયા જન્મ થયો છે પછી સંપત નારાયણ ભગવાન હું દિલ્હીમાં છું તું મને લઈ જા પાછું સ્થાપન કરે રામાનુજાચાર્ય ત્યાં આવ્યા બાદશાહ ને મળ્યા કે આવી રીતનું છે મારા ઠાકોરજી અહીંયા છે બહુ વિનવી પછી એને બધું બતાવ્યું આમાં ક્યાંક જોઈ લ્યો હોય તો પડ્યો હોય તો પછી ઓલી નાની મૂર્તિ આ એટલે કહે એ તો મારી દીકરી રમે છે ને અમે કોઈને દેતા નથી એ કે મારા પ્રભુ છે તમે આપી દો બીજું શું હું તો માગણી કરું છું તમે બહુ રીઝવા એટલે હા પાડી સારું તમને આપ્યું તો દીકરીએ વાંધો લીધો હું ન દઉં મારે નથી આપવા મને ગમે છે બહુ હવે દીકરીને કેમ રીઝવવી પછી એવો તોડ કાઢ્યો કે મૂર્તિને મૂકો એક બાજુ દીકરી બેસે એક બાજુ તમે બેસો એ મૂર્તિ એની મેળે જેની પાસે આવી જાય એને દીધી હે હે મૂર્તિ મૂકીને આવી રીતે કર્યું અને બેઠા રામાનુજ ભગવાન તો આવવાના જતા એ ચતુર્ભુજ ભગવાન હાલતા હાલતા રામાનુજ ખોળામાં આવીને બેસી ગયા અને મૂર્તિ લઈને પછી સંપત નારાયણ ત્યાં પધરાવ્યા પણ ઓલી છોકરીને એ જ મૂર્તિ એવી ગમી ગયેલી ઢીંગલી સૂવે તોય રાખે ને રમે તોય રાખે એવી રાખે ને એના વિના એને ચેન પડે નહીં એક જીવનું કલ્યાણ ભગવાન કેમ કરે છે જુઓ એ મુસલમાન છોકરી એને એવી મૂર્તિ ગમી એ પ્રતાપે ત્યાં રહી ન અને ત્યાં આવી મેલકોટમાં પછી મુસલમાનોનો પ્રવેશ નહોતો ગામમાં તો બહાર એને રહેવાનું કરી આપ્યું એ ત્યાં રહેતી મંદિરમાં પ્રવેશ ન હોય પણ એને આવે એટલે એને સવાર સાંજ જ્યારે ઈચ્છે ત્યારે એને મંદિરમાં દર્શન કરવા આપે એ મૂર્તિના દર્શન કરે અને ભગવાન વિષ્ણુ નારાયણની પૂજાને ભક્તિ કરી આખી જિંદગી એને ત્યાં રહી અને ત્યાં જ દેહ છોડ્યો આજે જે ભગવાન છે ચતુર્ભુજ એના ચરણમાં એ બીબી લક્ષ્મી કહેવાય અને એનું ચિહ્ન છે આવી એની ભક્તિ એ સંપતનારાયણનું મંદિર એમાં એ ત્યાં નેલકોટમાં દેરાણી જેઠાણી ભક્તિ ભગવાનની બહુ કરે પણ એમાં જેઠાણીને દેરાણીની ભક્તિની ઈર્ષા એ જે કરે ને એ બધું કરે એટલે એણે પછી ઠાકોરજી માટે એક તળાવ ગળાવ્યું આજે પણ છે તમે જાઓ ને જોયા જેવું છે દર્શન કરવા જેવું છે એને તળાવ ગળાવ્યું દેરાણીએ કે એ જળથી ઠાકોરજીનો અભિષેક થાય તો દેરાણીને એમ કે હું પાછળ એટલે જેઠાણીને એમ કે હું ગળાવું છું બાજુમાં જ તળાવ ગળાવ્યું પણ ભાવના ઈર્ષાની ને તો એ પાણી એમાં ડોળું જ ભરાય છે આજની તારીખમાં પાણી ભરાય એક જ સરખું બધું પણ એમાં ડોળું પછી ડોળ નહીં સમી ન જાય એમને ડોળું એ પાણી અભિષેકના કામમાં આવતું જ નથી આજની તારીખમાં કામમાં આવતું નથી દેરાણી નો તળાવનું પાણી છે એ જ ઠાકોરજી રોજ અભિષેકમાં કામ આવે છે એમ આપણે ભક્તિ કરીએ પણ અંદર ઈર્ષા હોય ને એનો ડોળ હોય ને એટલે આપણી ભક્તિ ઠાકોરજી સુધી પહોંચતી નથી અભિષેક થતો નથી ભગવાન વસ્તુ કેવો ઈર્ષાનો ભાવ હોય છે અમારામાં તમારામાં આવ વાત કરું આપણે કોઈને તમે પૂછો અને જો તમે મળો ભાઈ જય સ્વામિનારાયણ હા ક્યાંથી આવો ફલાણે કોને માનો તો ફલાણે નહીં તો મંડળો હવ સ્વામિનારાયણ ભગવાન જ ઓળખાવે છે ને બધા સાધુઓ પણ એક બીજા એકબીજાનું કોઈને ગમે સાચું કેજો કોઈ બીજા મંડળનું નામના છે મોટું બગડી જાય ન્યા ક્યાં ભરાણા કોઈને સાધુઓમાં હરિભક્ત આ સત્સંગ થાય છે પણ કોઈને જાણે પોતાની પાસે જ કલ્યાણ છે બીજી ક્યાંય કલ્યાણ નથી એવી ભાવના લગભગ બધાને છે જ્યાં જે બેઠા છે ત્યાં એને એમ જ છે કે અહીંયા જ કલ્યાણ છે જ નહીં એવું હોય ખરું એવું તો હોય જ નહી પણ આ ઈર્ષા જે છે ને એ જ સાધુઓને હરિભક્તો અંદર અંદર આપણી ભક્તિને ઢોળી કરે છે આપણે બધી ક્યાં પહોંચવાના હોઈએ સૌને ભગવાનને ભજાવે છે જે હું ભજાવે છે સૌને રાજી રેવાનું જેને માને એને એની ઈચ્છા હોય એને માને સૌ સત્સંગ કરે કથા કરે છે ભગવાનને ઓળખે છે ભગવાનને માને છે પૂજે છે સૌની રૂચિની વાત છે સૌને પોતાની ગમતી વાત છે રાજી થવાય પણ ગમે તેમ કરી બીજાને હલકા કહીને નિંદા કરીને પછી પોતાનામાં લઈ લેવા એવી જે ભાવના છે એ ઘણો બધો ભગવાનના ભક્તોનો દ્રોહ કરાવે છે માટે એ ભાવના છોડી દીધા જેવી છે રાજી રહીએ સૌ ભગવાન ભજે ભજાવે છે કરો આ કાઢવા જેવું છે અને આવી રીતે થતા અપવાદો એ અપરાધો એ ભક્તિને આપણે અશુદ્ધ કરે અને ભગવાનને રાજીનું કારણ બનતું નથી ત્રીજી બાબત એ છે આપણે પનારો કોની યારે પડે ભગવાન ભક્તો જ્યારે રેવાનું તો અરસપર ઘર્ષણ થાય બહુ જાળવવું પડે ઘર્ષણ જ આમાં છે મારું તારું વ્યવહાર લેતી દેતી તમે જો તમારે હું તમારી રસ્તાની વાત કરું કે ઘણા એવા પરિવાર આપણને અમને જોવા મળે સાંભળવા મળે કે બાપા હોય ને તે દીકરાઓમાં પાછા વાલા દવલા કરે કોણ જાણે કઈ અમુક દીકરાની પાછળ એવા પડી જાય ને એને કંઈ હાથમાં આવવા જ એને દેવું નથી એને તો દેવું નથી જે કઈ હાથમાં વેચીને પૈસા કરીને મોટા દઈ દે બીજાને દઈ દે પણ એકાદ હેરીને એને હોય ને તેને આપે પાછા બધા હરિભગત હોય પાછા બધા મંદિરે ભેળા થતા હોય આ દ્રોહ થાય છે એવી રીતે દીકરાઓ બાપાને હેરાન કરે એવા ઘણા એવા હોય છે ઓલાનું બહુ રાખે છે હું એને પછી એની પાસે જામ જ નહીં આ ઘરમાં આપણે જોતા નથી ને એટલે આપણે સમજાતું નથી પણ આ બધા બહુ મોટા અપરાધ છે આ વ્યવહારિક અથડામણો છે ને એમાંથી મોટા અપરાધ થઈ જાય છે ને બહુ સાચવીને સત્સંગમાં રેવા જેવું છે શ્રીજી મહારાજે તો વડતાલના અગિયાર માં કીધું છે એટલે કે ચાર થી બહુ બી એક ભગવાન બીજો ભગવાન ભક્ત ત્રીજો બ્રાહ્મણ ને ચોથો ગરીબ આ ચાર થી તો અમે બહુ બીએ છીએ ક્યાંય રખીએ નો દ્રોહ થઈ જાય નઈ સત્સંગ તો કરીએ છીએ પણ સાથે આ બધું બહુ થઈ જાય છે એક વાત કહું તમને શ્રીજી મહારાજ દાદા બહુ સરસ વાત છે બહુ સરસ સમજાય ને તો આંખમાં આંસુ પડી જાય શ્રીજી મહારાજ દાદાના દરબારમાંથી માણકી ઉપર ચડીને લક્ષ્મીવાડી જ્યાં બેઠક છે ને ત્યાં આવીને બેઠા માણકી ઘોડી ઉપર નીચે ઉતરે આજે કોણ જાણે મહારાજ એકલા હતા આ કોઈ હતા ને ખીમા કરીને પટેલ એ મારા દાદાની બધી ખેતી લક્ષ્મીવાડીને સાચવે એને મોકો મળી ગયો આજે આમ હું છું કોઈ છે નહીં મહારાજની પાસે જઈ એકદમ દોડીને પગ લાગીને બેઠા મહારાજ મારે કાં કામકાજ હોય કાં હું નવરો થયો ન નવરો થયો હોય તો આ બધા હોય મારે વાત કરવાનો મોકો આવતો નથી આ મોકો છે મહારાજ મારે વાત કરવી છે બોલો નારાજ હું વર્ષોથી ખેતી સંભાળું છું અહીંયા એક બળદ છે એ જ્યારથી નાનો હતો આજે એની ઉંમર અઢાર વર્ષની થઈ અને પંદર વર્ષ સુધી ખેતી કરે છે પણ એ બળદ વાસડો હતો નાનો ત્યારથી મહારાજ એકાદશી કરે છે એકાદશી શુદ્ધ અમે ક્યારેક ફરાળ કરીએ એક ટાણું કઈ ફળ ફૂલ ખાઈએ પણ એ વાછળો હતો ત્યારથી માંડીને આજે અઢાર વર્ષનો થયો પણ એકાદશી ખબર પડી જાય છે એ મારો રામ જાણે એકાદશી ઘાસ પા નથી ખાતો પરાયણ અમે એને પાણી પીવડાવવા માટે એને અવેડે લઈ જાય એ ડોલ મૂકીએ આ મૂકીએ ફરી તો મોઢું ફેરવી જાય પણ પાણીનો ઘૂંટડો પીતો નથી નીરજળા ચોખ્ખી એકાદશી અઢાર વરસથી કરે છે એ મહારાજ હું તો વિચાર કરું કે આ અમે હારા કે આ હારો અમે દબાવી લઈએ છીએ આ મળો ઢાર પાછો કામ કરે પાછો આંખો દી હાથી હા કે તોય એમનો પાછું કે તે દી કરે અને ખેતીમાં જીવરો જીવરો મહારાજ એવું આમ જ્યારે ડચકારો કોઈ દી કયો નથી મહારાજ એવું કારણે ઘરનું માનીને કામ કરતો એવું બળદ કામ કરે છે પણ મહારાજ હા ભગતની આંખમાં આસુ આવી ગયા મહારાજ એક ગજબ થઈ ગયો છે શું થયું મહિના પહેલાં હું હાથી આંકતો હતો કળિયું શેડો વળી પછી એ લોકો ખબર છે ને ખેડો આમ કળિયું ઊંચો કરી પછી ખરપિયાથી ઓલું ઘાસ પાત ને એને આમ ઓલું કરે આ ખીખેરવી નાખે રાપ ચોખ્ખી કરે એમ હું કરતો હતો એમાં ઝાડ ઉપરથી પંખીડા ઉડ્યા બળદ ભડક્યો આ વઢિયારો બળદ એ ભેડક્યો મહારાજ એવો ભળકી ભડક્યો એ તે રાપડીમાં સીધો પગ આવ્યો ને તે આને બૂચાંયથી કપાઈ ગઈ જે કર્યું માંડ માં લોહી બંધ થઈ ગયું પણ મહારાજ એક બે વસ્તુ છે એને અમે એક બાજુ હવે રાખ્યો છે ઓરડીમાં રાખીએ છીએ ત્યાં ત્યાં ખવડાવીએ છીએ હવે તો રુજી આવી ગઈ છે ત્રણ પગે લંગડા બધો થોડો હરતો ફરતો થઈ ગયો છે પણ મહારાજ હું અમે ખવડાવવા જાઉં ને બીજા બળદને જોવે ને તો ચોધા રાંસુ રડે છે આ રડે છે શું મને એમ લાગે છે કે એને ખેતીના કામનો ન રહ્યો ને હું એટલે આ રડે છે રવિ મારે બેઠા બેઠા ખાવાનું આ બધા કામ કરે ને મને પાછી સેવા ગઈ ખબર ને શું જીવ છે મહારાજ હવે બિચારો કામ કરી શકતો નથી અને રડ્યા કરે છે હું જાઉં ને ત્યાં તો ભાવ રડે ભાવ રડે મહારાજ ત્યાં આ શું છે મહારાજ મહારાજ કે આ લો અમે આવી અરે ખીમા પટેલ કે ના મહારાજ ઉભા રહ્યો હું એને અહીંયા નજીક જ છે હાથ મૂક્યો અને મહારાજના ડોક ઉપર માથું નાખીને બળદ ચોધારા સુરડવા ખીમા પટેલ કે આહા હા આ શું છે કઈ સમજાતું નથી મહારાજ કે જીવ એવા હોય જી રેભાઈ મારાજ બિચારાને પ્રેમથી હાથ ફેરવો એને બહુ સારું લાગ્યું આજ આજ એને ભગવાન અડ્યા છે ને એને એને કઈ મોકો મળતો નતો કે બિચારા ખેતીમાં કઈ બધા ઢોરને ક્યાં મહારાજ હાથ ફેરવા જતા હોય મહારાજ માથે હાથ ફેરવો મહારાજ હાથ છૂલું પછી પટેલને કીધું પટેલ હવે આ બળદ છે અમે કામ તો આવતું નથી અને અમે અઢાર વર્ષ ઉંમર થઈને પંદર વર્ષ ખેતી કરી પાછો પગ કપાઈ ગયો વાળીએ શું કામ રાખો છો દાદાના દરબારમાં ગામમાં લાવો દરબારગઢમાં રાખજો અને બિચારાને બહુ બાંધી ન મેલતા છૂટો રાખજો એને અમારાથી સારું લાગે છે એને પ્રસન્નતા થાય છે તો અમારો દર્શન કરશે તેને બિચારાને શાંતિ થશે દરબારગઢમાં લાવો ભગવાનની કરુણા એવી છે ને એટલે ત્યાં રાખો અહીંયા અમે તો ક્યારેય બિચારાઓને બેઠો થાય ત્યાં દરબારગઢમાં રાખો ભલે મહારાજ અમે પહોંચાડી દઈશું પછી બળે દરબારગઢમાં લાવ્યા પણ મહારાજ હવાર હાં જ્યારે ક્યાંય લીમડા નીચે આમ સભા ભરીને બેઠા હોય એટલે બળદને ખબર પડી જાય એ ત્રણ પગે લંગડાતો ખોડંગાતો લંગડાતો ખોડંગો છેટે બેસી મહારાજને હામે આમ કાન માંડી વાતો સાંભળે આંખી મારી આંસુવાઈ લાગે એટલે બધા હરિભક્તો વિચાર કરે કે આ જીભ જુદો છે મહારાજ ને કે મહારાજ જેવું એનું જળ ભરતજીએ હરણમાં જીવ રહ્યો હરણ થયા પછી ઋષિ મુનિઓ વાતો કરતા વેદ મંત્રો બોલતા ને હાવે બેસીને આવે ને આંખીમાં આંસુ પાડે અને જેમ રડે અમને એવું દેખાય છે કે આ કોગ યોગ ભ્રષ્ટ છે મહારાજ કે હોય શકે વિચાર વિચાર ભલે જ બેસે દર્શન કરે સંતો ને રાજા આપણે આ સંતો બધા છપાઈ ગયા હતા ને પુરાણી સામે ને હાલીને ત્યારે વચ્ચે કૂતરો ગળો થઈ ગયો તેમ તે એ એકાદશી કરતો આ વાત ગપ નથી હોતી ખબર છે ને તમે ભેડા હતા ને કાળિયો કૂતરો હા એ એકાદશી કરે પછી એકાદશી એને ખબર પડી જાય લો પછી તે દિવસે રોટલા નાખે ગમે તે વધી નાખે ભેડો હાલે પદયાત્રા કરે છે પાછો અહીંયા આવ્યો ને છારોડી રેતો અહીંયા અને એ ઉપર પછી અગાશી ઉપર આમ ચોકી કરતો બધો એમાંથી ત્યાંથી પડી ગયો એને બિચારા ને ક્યાડ ભાંગી ગઈ પછી ત્યાં રાખ્યો તો પછી કોઈ પણ સાધુ કોઈ નીકળે એટલે આંખમાંથી આંસુ આજે અને એવી રીતે સાધુ દર્શન કરતા કરતા કૂતરાએ દેહ મૂક્યો આમાં હોય ભાઈ એટલે આ તો બસો પેલા વર્ષ પહેલાની વાત કરું છું આ તો નજરે જોયાની વાત છે એટલે મહારાજને સામે પછી આમ બેસે ને બળક કથા વાર્તા સાંભળે ને મહારાજના દર્શન કરીને આંખમાં આંસવો જાય મહારાજ જીવ જુદો છે મહારાજ કે જુદો જ છે તો એને ગમે છે નહીં શું કામ ગમે દિવસો જાય છે આમ એમાં કારિયાની પાસે સજેલી ગામ છે એ સજેલી ગામના જયશંકર ગોર એ ઘરડા આવ્યા અષાઢ મહિનો ચાલે અને નિમી એકાદશી આવવાની હોય એટલે ભટ્ટજી ગોરભાને એમ થયેલું કે આ નિમી એકાદશી પહેલાં અઠવાડિયું જાઉં મારાજનો સત્સંગ કરું સાધુઓનો સત્સંગ દર્શન સેવા કરું અને પછી નીમી એકાદશી નિયમ લઈ અને પછી ઘરે આવું એટલે અઠવાડિયું વહેલા આવેલા એ લીમડો એ દરબારગઢ એ સભા મહારાજ બેઠા છે હરિભક્તો બેઠા છે સંતો બેઠા છે અને ગોરભા લાકડીને ટેકે જયશંકર ગોરભા સજેલી ગામના એ આવ્યા મહારાજને દંડવત કરીને બેઠા મહારાજ આવો આવો ગોરભા આવો બેસવા બેસવા સારો છે મહારાજ બહુ સારું છે મહારાજ બધા કરાયો મહારાજ કે જો આ જય ગોર આમ બ્રાહ્મણ પણ આમ ખેતી કરે એને ગામધાની રાજી થઈ ગયા છે ને તેને ચાર પાંચ બીઘા જમીન આપી છે તે ખેડી ખાય છે બળદગાડું બધું રાખે પણ એવા ભગત ભક્તિ એની હો કારિયાણીમાં મે તળાવ ગળાવતા ત્યારે આ ગોર હવારમાં બળદગાડું પોતી આવી જાય અને આખી સાંજ સુધી સેવા કરે પછી સાંજે ઘરે વ્યાજ આવી રીતે મહિનો મહિનો આ ગોરભાઈએ સેવા કરી છે આવા મહિમા છે મહારાજ એ તો તમારી દયા હોય તો થાય નહી આમાંથી ક્યાં નીકળાય એવું છે માયા ચીકણી છે મહારાજ બહુ બહુ દયા કરી તમે બહુ લાભ મળ્યો મહારાજ હે પણ ગોરભા તમે લંગડા કેમ થયા આ તમારે પગ કેમ કપાઈ ગયો એ તમે કહો મહારાજ હવે એ રેવાય ગયો એ કાંઈ કહેવા જેવું નથી ને એ કાંઈ હં નથી એ રેવાય એ વાત મૂકી દીધું ભૂલી જવામાં મજા છે મહારાજ નાના મહારાજ એ તમે મહારાજ કે ગૌરભાઈ તમે વાત કરો મહારાજ બહુ આગ્રહ કર્યો ને એટલે જય શંકર ગોરધા વાત માંડી કે મહારાજ કારિયાની પાસે સજેલી વજેલી બે ગામ હું સજેલી અને વજેલી એમાં એક રિભક્તોનું બે ગામ સાધુઓ બે જગ્યા આવે અમે ખૂબ આનંદથી કથા વાર્તા બધા સેવાનો લાભ લઈએ પણ વજેલી માં હું સચેલી નો વજેલી માં એક લખા પટેલ કાર્યા બાજુ બાજુ ઓળખી બહુ મહિમા બધા પણ એની અને મારી જમીનની ખેડ એક શેટે જયશંકર ભટ્ટની ગોભાની અને પેલા લખા પટેલ એક શેઠે મહારાજ અમારી બે જમીન બે અમે હરિભગત હારા મહારાજ તમારા ચરિત્રો જોયા હોય સાંભળ્યા હોય અને મારા લખા પટેલની મહિમા બુદ્ધિ મહારાજ મારાથી દોરો ચડી જાય કોઈ સાધુ આવે તો અમારે ગામ મૂકી જાય અમારે ગામથી લઈ જાય બીજે ગામ જાવ તો બળદ ગાડી લઈને લઈ જાય સીધા સામાન આ તે બહુ એમ ભક્તિ મહારાજ મને એનો ગુણ પણ મહારાજ અમે તમારા ગુણગાન ગાય ભેળા ગાય બધું ખરીએ પણ મહારાજ એવું થયું ને એક સેડ જમીન ને તે લખા પટેલે મારો થોડો જમીનનો ચા દબાવ્યો શેઢો આઘો નાખ્યો મારી થોડી જમીન દબાવી આ ખેડૂતો બહુ લોભ હોય આમ કળીઓ દાબીને હળ અણી અડાડતા જાય થોડી થોડું અડાડતા જાય હગા ભાઈ હોય પણ આમ અડાડતા જાય તમારા વ્યવહારમાં એ રૂપિયા મામા કરતા જાય એ બધા ઓછી માયા નથી હોતા કઈ તમે એ હગા દીકરાને મેં તો મારી પાસે કેટલા એવા આવતા હોય છે મારો બાપ ફગો છે પણ મને કઈ નથી દેતો મારો બીજા ભાઈ છે એનું બધું બહુ રાખે મેં એમનું હું બગાડ્યું છે ખબર નહીં મને હાથમાં કાંઈ આવવા નથી ત્યારે છત મને કે તું જ આવો છો તું જ વાંકમાં છો હું કાંઈ કરતો નથી હોય તો ભાઈ સમજીને કરું આવું છોકરાઓને હેરાન ન કરો છોકરા બાપા હેરાન ન કરો બધા હરિભગત જ છો હાથે કરીને દ્રો શું કામ બાંધવા જોઈએ વસ્તુઓ તો કાંઈ હરી આવતી નથી પાપ બાંધી ભેલું આવે પણ પૈસા છૂટે હા ઉલટા મેં જોયું આ મારું ઓબ્ઝર્વેશન છે ઘરડા જેમ થાય ને એમ પૈસા વધુ વળગે કે હવે હું કમાઈ નઈ કવું હું થાય એટલે પેલા બઉ છૂટથી દાનપુજ કરતા હોય રાખે એમ રાખે આ પાકી જાય આ મુકો જાય એ બધું કરે છે એ જ પાકી જાય એટલે ઘટપણ આ બધા બહુ મોહ જુદી રીતના આવતા આવતા હોય છે એવું જોયું હોય મૂડી પકડી રાખે બધું એમ કે આ પૈસો હોય છે તો મને ઊંફ આપશે એમ પણ એને ઠાકોરજીની ઊંફ ન હોય પેલી ઊંફ લાગે આ બધું બઉ છે સમજાય એટલું તમારે બધું સમજવાની વાત છે મારી જમીન દબાવી એટલે મેં લખા હાથ જોડીને કીધું લખા આપણે સત્સંગી આપણે હરિભગત આપણે આવું ન કરાય બધું મારા જુએ છે હું કરવા મારો શેડો આમ દબાવીને આ બધા જમીન લે ભાઈ હું એક તો બ્રાહ્મણ માણસ છું મારી પાસે બહુ જમીન છે નહીં અરે આટલું કીધું અને લખા એ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું મને પેલી વાર લખો આટલો ગરમ દેખાણો અંગારા ઝોરથી આંખ્યું કે મને ક્યાં ભામટા તારી જાતના તું મને કોણ કેવા વાળો હરિભગત હું હરિભગત જમીન દબાવી એનો વાંધો નહીં પણ તું આવું શું કામ કરું બોલ માં મહારાજ નો જીવ કોચવા જાય તું બંધ થઈ જા તું બંધ થઈ જા આવું નથી જોતું એ નથી પણ મહારાજ એનો મેં કીધું ને એનો એટલો ક્રોધ ચીડ્યો કળિયા ની રાપ કાઢીને મહારાજ મારીને રાપ મૂકીને મારો ની ખબર પડી એ દોડીને આને દવા પીંડી થાય બધું હરખું કરાયું આ કર્યું તે કર્યું પછી તો લખો બહુ પછતાણો મેં પગ કાપી નાખ્યો મહારાજીને પસ્તાવો કર્યો હોય તો વાત હાથી વિચારા ને પસ્તાવો થયો હરી બધા થઈ જાય પણ મારા મારો પગ કપાઈ ગયો ઉગેલ સોરી તો ઊભો થઈને તારી સોરી ને હું મારી માફી મને ઊંધો નાખી દીધો એનું કઈ નહીં એટલે પછી પગ તો ઉગે નહીં ને પછી પણ બિચારાનું મારા ત્યાં એ વાત સાચી થઈ ગયું પણ ગોરભા પછી લખો બીમાર પીડ્યો હા મહારાજ માંદગી આવી પણ જીવલેણ રોગ થયો એવો પીડાય દેહ પડે નહીં હા મહારાજ હા મારવામાં આવે એનું દુઃખ નહોતું જોવાતું હું છે ને હું ખબર કાઢવા પણ લંગડે પગે જાતો બિચારો મારી આગળ રોતો મને કે ગોરભા મેં તમને બહુ પહોંચ્યા આ બધું કહ્યું હવે મારે નરક જેવું દુઃખ થાય છે એટલે મેં તો બિચારા ને માફી માફી આપી ગઈ ભૂલી જાઓ બધું કાંઈ નથી આજે થઈ જાય રજો તો હું વેગમાં થઈ ગયા મહારાજ મેં તો એને માફી આપી દીધી મહારાજ કે તમારી માફી માગી તમે માફી આપી દીધી પછી એનો જીવ કોઈ રીતે જાય નહીં દેહ પડે નહીં પણ અમારી પછી બહુ પ્રાર્થના કરી હે મહારાજ મને આ દેહ મુકારી દો હવે મારાથી આ સહન થતું નથી એટલે તમારી પાસે રાજી અને મારી બહુ કરુણાએ થઈ કરીને એને પ્રાર્થના કરી એટલે મેં પછી લખાનો દેહ મુકાવી દીધો અને છુટકારો થયો હા હા જયશંકર ભટ્ટ ગોરભાપા કહે સારું કર્યું મહારાજ તમે દયા કરી બસાડો બહુ દખી થતો હતો તમે એનો દેહ મુકાવી દીધો ને હું સારુંથી રાજી થયો મહારાજ સારું કર્યું દેહ મુકાવી દીધો બહુ સારું કર્યું હું જાતો મળવા ત્યારે મને એની પીડા જોઈ નહોતી અકાતી સારું કર્યું મહારાજ બહુ સારું કર્યું બહુ સારું કર્યું થોડી વાર તો સન્નાટો થઈ પછી મહારાજ કે ગોરભા એ લખાણ તમારે જોવો છે ના ના મૂર્તિનું સહ સેવાને બેહવાય દો ત્યાં મહારાજ કે ધામમાં નથી ગયો જોવો છે જો બેઠો હામે બળદ ને એ લખો પટેલ પોતે આ લખો હામે બેઠો હે મહારાજ તારો પગ કાપો એનો કપાણો રૂબરૂ કર્યો બાકી આ મોહમાં એને તારો જે દ્રોહ કર્યો કોઈ રીતે મેળ પડે નહીં પણ એને અમે આ રીતે પછી એને કીધું દેહ છોડાવો મને કોઈ પણ પ્રાયશ્ચિત કરાવીને પણ મને મહારાજ આમાંથી છોડાવો એટલે પછી એના બળ ગોર ભાના પગ ઉપર માથું મૂકી મીડો જીભથી ચાટવા અને બોર બોર આંસુ આંખમાંથી મીડાવા ઓળખી ગયો એ જ છે બિચારા અરે પણ પછી તો શું વાણીતા આવતી નથી ગોરભા મીડા હાથ ફેરવવા લખા લખા જે થયું તે करुणा करोरभा महाराज हमें बिचारे हूँ काम दुखी करो हमें पूरु थे महाराज के सारू नीमी एकादशी अभी देह मुका धाम में लाइज આવી નીમી એકાદશી અને તે દિવસે પછી પેલા લખાને બળદના દેહ માંથી મૂકીને કરુણાભિના સહજાનંદ સ્વામી પોતાના ધામમાં લખાને લઈ ગયા લેતી દેતી માં વ્યવહારમાં પણ પોતાની ભૂલ ઓળખાવીને બહુ કઠણ છે હું તમને સીધો દાખલો આપું કોઈને પોતાની ભૂલ ઓળખાય તો સ્વાભાવિક છે કેવું છે आ आप लूगड़ू ते पेरियो य गंदु थे पेरेले लूगड़े धोवाय एम फाटी गय तो हंधाय काढ़वूज पड़े काढ़वूज पड़े ए डगली के लूगड़ू के खमीश जो हो तुम का एक बाजू मूको पी धोवाय पी हंधाय એમ આપણે પૂર્વગ્રહ હોય રાગ હોય દ્વેષ હોય ઈર્ષા હોય આ બધું મોહ મમતા જે કાંઈ હોય એ બધા ડગલો જરો આઘો કરીને થોડુંક મૂકે ને ત્યારે જ પોતાને માણસને પોતાની ભૂલ ઓળખાય નહીં તે ભૂલ ઓળખાય જ નહીં અને એમાં પછી આ બધી માથાકૂંટો થાય એટલે ભગવાનના ભક્તોનો આવી રીતે થાય ત્યારે બહુ જ એનો અપરાધ લાગે પણ જાણે જાણે સત્સંગમાં બધું થતું હોય છે એમાંથી માણસ સમજે તો સારી વાત છે કારણ કે ભગવાનને ગમતું નથી બીજી વાત છે સ્વભાવને લીધે થાય છે જાત જાતના સ્વભાવ હોય છે માણસને એને લીધે કેટલા પણ લોકો ગણાય તો બોલી બોલીને જો બોલવાનું ઓછું કરી દે ને તોય ઘણું ઓછું થઈ જાય ભોગવણી નીંદમણી આ તે બધું એમાં કેટલા અપરાધો થાય છે માણસ રોકવું ટોકવું જો ઘણા રોકું ટોકું પડે એ ગણા ન ગમે તો એ સામો મારે પેલા વચનામૃત માં કીધું છે ને કે ભાઈ જે વાત કરનારા છે એનો જ અવગુણ એટલે પોતાને ક્યારે રોકે ટોકે એનો જો ઊંડ લે તો પછી ભગવાનમાં હે થાય નહીં પણ જે ટોકનારા હોય એને પાછું જોવું જોઈએ કે ઓલાને ભાઈ ખાલ પાડી નખાય કે એ સામો પાછો દ્રોહ છે એટલે આવી રીતે અનેક પ્રકારે ભગવાનના ભક્તોનો જે દ્રોહ થાય છે એ અપરાધી ક્યારેય ટળતો નથી પોતાના હવના જીવનમાં એ જોવું જોઈએ એ જ રીતે આ સત્સંગ છે સાથે રહેવું વહીવટ જે છે આપણે જે કઈ છે અરસપર બધો ભક્તો સંતો સાથે જ છે કુટુંબમાંય હરિભક્તો હોઈએ ત્યારે એમાં આરસપરસ આ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ પછી વાત આવે છે મહારાજ કે યુધિષ્ઠિર રાજાને ભીષ્મદાદાએ કીધું તું ગરીબને કલ્પાવીશ નહીં જો ગરીબને કલ્પાવીશ ને તો તારું કોઈ રીતે સારું નહીં થાય અને મહારાજ કે ગરીબને કલ્પાવે તો વંશ સહિત નાશ થઈ જાય અને બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે ગરીબ બે પ્રકારના છે બહુ બહુ થોડીક જ વાત જેની પાસે ચીજ વસ્તુ ખાવા પીવા કાઈ રોટલો અનાજ પાણી લાગલી હુડ કઈ છે નહીં એવા બિચારા જેવા ગરીબ લોકો એક બીજા છે ગરીબ સ્વભાવના ગરીબ છે વસ્તુઓ બધી છે પણ સ્વભાવ ગરીબ છે એ વખતે કઈ બોલી નથી શકતા કઈ નથી શકતા હામાં થઈ શકતા નથી કઈ નથી સહન જ કરે છે આ ગામડામાં તમે જોવો બધા તો ઘણા લોકો માથા ભાઈ હોય શેરમાં ઘણા માથા ભાઈ રહ્યા હોય પાડોશીમાં માથા ભાઈ રહ્યા હોય તો નડે જ રાખે ઓયલા બિચારા ન કોઈને રાવ કરી શકે ન ફરિયાદ કરી શકે ન બોલી શકે અને ઓલા લોકો એને હેરાન જ કરી રાખે આ સ્વભાવથી ગરીબ છે બ્રહ્મ જેવું પાપ લાગે આવી રીતે કોઈને દુઃખી કરે તો સતી અને પાર્વતી અને શિવ ને પાર્વતી જતા તો એમાંથી એક જણો નીકળ્યો ને તેની પાસે કાંઈ બહુ કપડાં ના અને તેનું કાંઈ હોય એટલે પાર્વતીએ શિવજીને કીધું મહારાજ આ કેવો ગરીબ છે કાંઈક દયા કરો ને તો કે દેવી આ ગરીબ નથી તો કે ગરીબ જ છે ને એટલે ભિક્ષુક બ્રાહ્મણના વેશ લઈને બેસી ગયા ઓછો નીકળે એના લઈને કાંકરો માર્યો પેલા ને એ કાંકરો મારો વિફરો ને જે ગાળો દીધી શિવ પાર્વતીજી ભિક્ષુક બ્રાહ્મણના વેશ માં આજી કરે ભાઈ ભૂલ થઈ ગઈ હવે રાખી દો રાખે છે ને પાર્વતી કીધું શિવે કીધું દેવી જો આ ગરીબ નથી આ સ્વભાવથી ઓલી છે ઉતરી બ્રાહ્મણો નો પગ પકડી લેતા મહારાજ મારી કઈ ભૂલ થઈ મારો અપરાધ માફ કરો પાર્વતી ને શિવે કીધું જો આ સ્વભાવથી ગરીબ છે એટલે બે પ્રકારની ગરીબ એમાં જે वस्तु पदार्थ न होभावी जो गरीब हो तो तीजा प्रकारोत्कृष्ट गरीब आय तक कोई गरीब ने दूभवे तो ब्रह्म हत्या जो पाप लगे ब्रह्म ब्राह्मण ने हत्या कर पाप लगे पी एक बात कही कि कोई ने जूठू कलंक देगेशन खोटा जेम आएम लोग अपने शू बे तक आप जूठा कलंक देता हो एक अनुमान आम हो तीज तो घर नजरे तो खोटू कलंक देव शिक्षा पत्र महाराज कीधु मिथ्यापात क्यों कोई आप गो स्वाथी सिद्धि थी हो तो गम्मे रंगोली पूरी ने कोई ने कलंक देव नहीं ब्रह्महत्याप આપણે પુરાણી પરંપરાગત દાદી સ્વામીથી એક દ્રષ્ટાંત દેતા એ કહીને જ વાત પૂરી કરી કે એક ગામની અંદર ચાર બ્રાહ્મણો આવ્યા પછી ગામને ચોરે બધા બેઠા છે તેને પૂછ્યું બ્રાહ્મણો છે ઉતારા પાણી જોઈએ છે ને ભોજન જોઈએ છે એટલે કીધું કે હા આમાં ગામમાં શેઠ છે ધનપાલ શેઠ જે મળો મોટું ખોરડું છે બધી વ્યવસ્થા થશે એટલે ચારેય બ્રાહ્મણો ત્યાં ગયા કે ભાઈ અમારે ઉતારો કરવો છે અને ભોજન પાન જોએ છે બહુ સારો ભૂદેવો આંગણે ક્યાંથી ધર્મશાળામાં વ્યવસ્થા કરાવી ચારે બ્રાહ્મણોને સીધું સામાન લોટ ઘી ગોળ ખાંડ સાકર પાકા સીધા નોકરો પાસે ઉપડાવી ધર્મશાળાએ પહોંચાડ્યા અને ચમાડવાની વ્યવસ્થા કરી પણ ઓલા નોકરો જ્યારે માલસામાન લઈને જતા ને સીધું સામાન એ વખતે આકાશમાંથી એક ભયંકર કોબરા જેવો ઝેરી નાગ એને સમળીએ પકડેલો એને દબાઈ ગયેલો એના મોઢામાંથી સર્પની કોથળીની લાળ ઊંધી થઈ ગઈ ઝેરની એમાંથી ઝેર એના મુઘામાંથી પડી ગયું એ પહેલાં સીધા સામાનમાં પડ્યું અને આ બ્રાહ્મણોએ રસોઈ બનાવી ચારેય બ્રાહ્મણો જેમાં બ્રાહ્મણો ડબી ગયા ચારે બ્રાહ્મણો મરી ગયા હાહાકાર થઈ ગયો બ્રાહ્મણો બહુ ખાતા વાયજ છે જોકે ચોપડા કેવડા મોટા બબે જણા પાના આમ ફેરવે એવડા મોટા ચોપડા પણ હવે કોમ્પ્યુટર આવી ગયા છે મું જાણ કે ગયા હોય ને કોમ્પ્યુટરના માસ્ટર કામ પાકું અને ચિત્રગુપ્ત અને વિચિત્ર મુંજાણા કે મહારાજ આ ચાર બ્રહ્મ હત્યા થઈ છે પણ લખવી કોને નામે ધનપાલ શેઠને નામે લખાય કઈ એને તો બિચારા પરોપકાર કર્યો નોકરચારક લઈને આપવા ગયા તો એને કોઈ બીજો ભાવ નથી ધર્મશાળામાં ઉતારો હોય તો એનો કોઈ ભાવ નથી અને મૈરા છે એ વાતે સાચી તો આ લખવું કોને નામે લે કોયડો થયો મુંજાઈ ગયા ચાર બ્રહ્મ લખવી કોને કેટલું સરસ આ પ્રસંગ જુઓ કથા જુઓ એટલે ધર્મરાજ કે મારી મૂંઝવણ તો મને છે લખવી કોને નામે પણ એમ કરો ચાલો આપણે જઈએ ચિત્રગુપ્ત વિચિત્રગુપ્ત અને ધર્મરાજ પોતે બ્રાહ્મણના રૂપ લીધા આ બે હું પેલા થયા આવ્યા હતા ને એવા એ જ ગામમાં આવ્યા એ ચોરો ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ અમે ભૂખ્યા તક્ષા છે ઉતારો જોઈએ છે અને કોઈ સીધું સામાન કે ભોજન પાન દે છે ખવડું તો કે હા હા હા એક જણો બોલ્યો ફટ દે ધનપાલ શેઠ જાઓ સીધું દેશે બે દી પેલા ચાર ને લીધા હવે તમારો વારો એમ કીધું ને ધર્મરાજ આને ખાતે લખો આને કલંક દેવાનું આ પાપ ભાઈઓ જાણી જોઈને કેવું જેને જે નથી કર્યું એને એ કેવું એનું પાપ આપણે ભોગવાનો આ કારણ વગર ને આપણે મારી જિંદગીમાં કોઈ પાપ કર્યું નથી આ શું કરે ઓછીના આવા બોલી બોલી બોલી બોલી બોલીને આવા કેટલાય લઈએ છીએ સત્સંગ તો બહુ સર્વોત્પરી મેળ્યો છે જીવને મળે દિવ્ય આનંદ આપે એવો મેળ્યો છે પણ આ ઈર્ષા રાગ દ્વેષ આ બધા કેટલી વસ્તુઓ છે આપણને તો બગાડી નાખે છે માટે જેટલું શુદ્ધ ભાવથી અંતઃકરણથી જીવાય તો આ બધા પાપમાંથી છૂટીને સહજાનંદ સ્વામી પાસે પહોંચાય એવું સરસ વચનામત છે પાંચ બીજી વાત એમાં કરી છે કે પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે વિવિચાર કરે તો એને પણ બ્રહ્મ પાપ લાગે છે પણ એ વાત હવે આપણે આવતી સભામાં લઈશું અહીંયા પૂરું કરીએ બોલો સહજાનંદ સ્વામી મહારાજ